જય સ્વામિનારાયણ ભજગોવિંદોવિંદ ગોવિંદમ પ્રાપ્ત સન્હિત જ ગોવિંદોવિંદ ગોવિંદમ ભગવદીતાંચિદા गंगा जल लव का पीता जल्लवकणी काीता सकदपीयन मुरारेसमर्चा तस् कि चरचा भज गोविंद ભજ ગોવિંદોવિંદ ગોવિંદ ભગવદ્ગીતાંચિધીતા ગંગાજલવકણિકા પીતા सकृत अपि ये न मुरारी समर्चा तस्य तस् यम कुरुते चर्चा शंकराचार्य जी कहे छे के जेने थोड़क गीता अध्ययन अने गंगा जल नु एक नानूसरखंद पीधा एक वार भगवान नी जेने पूजा करी यम दूध सुन अड़ी शक आटकराचार्य कहो यगवद्गीता कि गीता भगवदगीता न थो घू हो तो शुभ आपने साभि लीधु आज सा गंगा जल लवकणिका पीता गंगा जल नो एक नुंद तो येने यहमदूत पी अड़ी शके नहीं <laughs> गंगा जी नो आटल महिमा महिमा आटलो बो केम है गंगा जी आटल महिमा विश्व कोई नदी नो सर्वत्र व्यापक आटो महिमा गंगा एत भारत ए गंगा एव परय थी ही। गिमालय एट भारत ने भारत अलय देश विदेश बधाज गंगा विषय न जाता होग हमें तो, तो विदेशीओं बहुत गंगा स्नान शा महिमा है पहली बात ये थोड़ा घणु तब जाणता हो पेव जरूरी है बलि महाराजे यज्ञ कर इंद्र ने तकलीफ थी भगवान ने प्रार्थना करी क्या स्वर्ग नज पड़ा ले भगवान के उपाय करूच नगवान विष्णु वमन बनी बलि महाराज यज्ञ में मा भिक्षा मागवा मा બલિ મહારાજ તો આમે દાનેશ્વરી હતા એવું તો બને બલિ મહારાજર કુળમાં જન્મેલા છે એના ગુરુ શુક્રાચાર્ય છે અસુરોના ગુરુ શુક્રાચાર્ય છે એ યજ્ઞ કરાવતા ભીક્ષ ભગવતી દેહિ એમ કરીને જ્યાં વામનજી નાનું બાળક ખુલ્લું શરીર ભિક્ષા માગી બલી મહારાજ કે માગો ભૂદેવ શુક્રાચાર્ય જે આમ જોયું એ ઓળખી ગયા બહુ બુદ્ધિશાળી છે શુક્રાચાર્ય હંમેશા આસ્તિક કરતા નાસ્તિક લોકો બુદ્ધિશાળી વધુ येनु कारण है कारण की दरक वस्तु तर्क खोटी करने आस्तिक ने तो स्वीकारी लेवा बुद्धि चलावा धार ऑी निकले पेला बेठा घसेज राखी पड़े खोटा न खोटू कर बताव ए बुद्धि जुए शुक्राचार्य जी कीश नहीं आ विष्णु अरे महाराज गुरु महाराज शू बात करो छो विष्णु विष्णु मगवा तो शू बात जेनी पासे आखी दुनिया मागे ये आज बलिने द्वार मागते हो तो मार्ने आपवे गुरु महाराज आज मार भाग्य थे मगो महाराज तेरे जे जुए ते शुक्राचार्य थे के पर ना आपी आपीश तू आने ओख बली महाराज के मने लागे लगे गुरु महाराज ते आने ओखता मैंने बताओ कि विष्णु पास कमी छे शूस शू खोट मागवा आवे मगवा जो मरी पास मगवा है તો મારામાં જે કઈ ખોટ છે એ ભાંગવા એવા છે માટે મને આજ આપી લેવા દો તમે આને ઓળખતા નથી માગો માગો ભૂદેવ માગો ભલે મહારાજ આપશો આપશો જ ત્રણ ડગલા પૃથ્વી આપો મારે ત્યાં બેસીને સંધ્યા વંદન પૂજન થાય એટલી જગ્યા જોઈએ છે સંતોષી બ્રાહ્મણ છું અરે મહારાજ ત્રણ ડગલા પૃથ્વી કઈક અર્ધું રાજ માગો કઈ વિશેષ માગો આમાં મને દેતા પણ શરમ આવે તો સંતોષી બ્રાહ્મણ છું ત્રણ ડગલા પૃથ્વી અને એ મારા નાના બાળકના કેવડા હોય આપવું તો આ આપ મહારાજ કે તથા કથા લાંબી છે પછી ટૂંકમાં શુક્રાચાર્ય જે નડ્યા પણ છે પણ એ નથી લેવું છે જેવું તથાસ્થુ જળની અંજલી લઈને સંકલ્પ કરીને છોડ્યું અને વામન વિરાટ થયા શરીર વ્યાપ્યું શુક્રાચાર્ય કોણી મારી લેતો જા મેં કહ્યું હતું ને કે આ બહુ છે અરે મહારાજ આ સ્વરૂપના મને ક્યાંથી દર્શન થાય તમે વિચારતા કરો આ સ્વરૂપ કોઈને દર્શાય નહી આજ મને એ ભગવાન પોતાનું વિરાટ વિશ્વ સ્વરૂપ દેખાડી રહ્યા છે મહારાજ ધરતી લઈ લ્યો ત્રણ ડગલા અને એક બગલું મૂક્યું અતળ વિતળ સુતળ મહાતળ રતા ઉપરનો ચૌદમો લોક બ્રહ્મા સત્ય લોક છે ત્યાં જઈને પગલું પીડ્યું બ્રહ્માજી જોઈ રહ્યા સભામાં આ શું આવ્યું પણ ઓળખી ગયા કે આ વિષ્ણુ ચરણ છે એકદમ બ્રહ્માજી ઉભા થઈ ગયા અને સુવર્ણના કમંડળમાં જળ લઈ અને ભગવાન વામન વિરાટ થયા એનો જમણો ચરણ બ્રહ્માજી એ ધોયા અને જે ચરણ અમૃત એ જ ગંગાજી છે આ ગંગાજીના પ્રાગટ્યની કથા એટલા માટે ગંગાજી મહિમા છે અકબરે બિરબલ ને પૂછેલું કે બિરબલ સર્વશ્રેષ્ઠ જળ કહ્યું મહારાજ વર્ષા જળ વરસાદ અરે બીરબલ તમારે હિન્દુમાં તો ગંગાજળ સર્વ થી વિશેષ જળ શ્રેષ્ઠ જળ કહેવાય છે અને તમે કહો છો કે વરસાદનું જળ તો કે મહારાજ શ્રેષ્ઠ જળ પૂછ્યું છે આપે એટલે શ્રેષ્ઠ જળ તો વરસાદનું કહેવાય ગંગાજળ જળ નથી અમૃત છે મહારાજ એને જળ નથી એ ચરણામૃત છે અમારા નારાયણનું વિષ્ણુના ચરણામૃત છે એને જળ નથી કહેતા ભલે લોકવાણીમાં ગંગાજળ બોલાય પણ તમે જળ શ્રેષ્ઠ પૂછ્યું તો જળ વર્ષા બાકી ગંગાજળ અમૃત છે હવે બ્રહ્મલોકમાં ગંગાજી હતા એ પૃથ્વી ઉપર શા માટે આવ્યા તો ધરતી ઉપર સગર રાજા એક સમ્રાટ થયા કે જેના વંશમાં જ પછી ભગવાન રામચંદ્રજીએ અવતાર ધારણ કર્યો એ સગર મહારાજ એ સગર મહારાજે અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો અને અશ્વમેધ યજ્ઞ એટલે ઘોડો છૂટો મૂકે જેના રાજ્યમાંથી પસાર થાય એ જો આધિપત્ય સ્વીકારતા હોય તો દાન ભેટ દક્ષિણા આપી અને એનું સ્વાગત કરે અને જો આધિપત્ય ન સ્વીકારવું હોય સમ્રાટનું જેનો ઘોડો છે એનું તો યુદ્ધ થાય અને એની સાથે લડાઈથી જીતી લેવામાં આવે અને એવી રીતે ભૂમંડળમાં ઘોડો ફરીને પાછો આવે પછી આ અશ્વમે સગર મહારાજાએ કર્યો સગર મહારાજાને પોતાને સાઠ દીકરા હતા ન માયનામાં આવે એવી વાત છે પણ હતા એમ છે સાઠ હજાર હતા એટલે ઘોડો છૂટો મૂક્યો અને એની પાછળ દીકરા જે બીજા ને રાખલા જ પડે ને પગાર ચૂકવવો પડે ને હે ગણાય ને નથી હોતા અગિયાર દીકરાઓ ક્રિકેટ ટીમ પૂરી જુએ તો સાઠ દીકરાઓ પાછળ શસ્ત્ર સજ્જ આગર અશ્વમે ઘોડો ચાલે છે ચાલતા ચાલતા એક પછી એક સરહદો વટાવે છે એમાં સ્વર્ગ ના ફરીથી તકલીફ થઈ ગાદી તકલીફ અહીંયા હોય એવું નથી ઉપર હોય છે વળી કોઈ પડાવી જ ઈન્દ્ર મહારાજે આ શું કર્યું કે પોતાની દિવ્ય શક્તિથી અચાનક ઘોડા ને ઉઠાવી લીધો કશી ખબર જ પડી નઈ કોઈને ઘોડો ક્યાં ગયો दिव्य शक्ति हरण कर लीध घोड़ो कपिल मुनि आश्रम जा कपिल मुनी त्या गोड़ा ने त्या घोड़ा ने बांधी दी थोड़ा इंद्र पाचो घर जो रो सगवड़ा वाला बदन सगवड़ता फटाफट निकली जाए बीजा हलवाई जाए हमें आ बदा जो राखे घोड़ो क्या गो खूब खोल करे घोड़ो मल्हो नहीं कथा टूंक म ખોળતા ખોળતા પછી એને વાવડ મળ્યા કે એ ઘોડો તો કપિલ મુનિના આશ્રમમાં છે કપિલ તો ધ્યાનમાં બેઠા હતા એને કશી ખબર હતી ની ઘોડા ભટાક એને કોઈના ઘોડા કે યજ્ઞ સાથે એને શું લેવા દેવા છે પણ આ બધા એ આવ્યા જોયું તો ઘોડો તો હતો એટલે એકદમ હલ્લોક કર્યો અપશબ્દો કયા ક્રોધ કર્યો મુનિને પ્રહાર કર્યો મુનિ જાગ્યા પણ એ નિર્દોષ હતા એટલે એને એમ થયું કે આવા ઉદ્ધત છે અમે એકાંતમાં ધ્યાન ભજન કરીએ છીએ અમને શું કેમ પરેશાન કરે છે આજ મને કર્યો કાલ બીજા ઋષિને કરશે અને ઋષિને ક્રોધ થયો અને ક્રોધાગની પ્રક્રિયા એમાં સાઠ સગરના દીકરાઓ બળીને ભસ્મ થઈ ગયા ખાખેર થઈ ગયો કપિલ મુનિ તો પાછા શાંત થઈ ગયા એ વાવડ મેળ્યા એના પિતાને સગર મહારાજાને એ સાહીઠે હજાર બળીને ભસ્મ થયા છે આવું થયું છે કપિલ મુનિ અપરાધ લાગ્યો છે હું જઈશ તો મારા ઉપર જલ્દી કૃપા કરે કે કેમ ખબર નથી પણ એના દીકરાનો દીકરો સાઠ હજારમાં જે દીકરા ગયેલા એમાં એક દીકરાનો દીકરો અંશુમાન હતો એ બહુ ડાયો હતો અંશુમાનને કહ્યું તું બેટા જા કપિલ રાજી કરજે તારા પિતૃઓ પિતાઓ એનો ઉદ્ધાર થાય એનો ઉપાય પૂછજે અને ઘોડો પાછો લાવજે એટલે અંશુમાન આવ્યો કપિલ પ્રણામ કર્યા પૂજન કર્યું આશીષ માગી ભૂલની માફી માગી पिता तरफ थी कहू महाराज जे थे मार पितृार थे ये कृपा दृष्टि करो कपिल मुनि प्रसन्न थे कहू बेटा आज तो साची थी यह थे तारा पितृ साठ हजार उद्धार ना एक उपाय है ब्रह्म लोक गंगा जी पधारे ये जो अहे ज्या तारा पितृ ढेर थे त्या अस्थिओं ने यह स्पर्श करे તો તારા પિત્રોનો ઉદ્ધાર થાય એના માટે શું કરવા બ્રહ્માજી ઉપર તપ કરો રાજી થાય તો આ બધું શક્ય બને મારા હાથની વાત નથી મેં ઉપાય સૂચવી દીધો આ ઘોડો લઈ જાઓ ब्रह्मा जी ने प्रसन्न करने लागारों ब्रह्मा जी हो पी अंशुमान एने विचार कर मारे, मारे पित्रों उद्धार करव जो एना दीकरा दिलीप ने गादी सौंपी अंशुमान तप करने चाल आयुष्य पुरु थी गए तो हजारों वर्ष आयुष्य ब्रह्मा जी प्रसन्न नीलीप महाराजा दीकरा भगीरथ ने गादी सौंपी वन में जता आखिर जिंदगी तप कर ब्रह्मा जी प्रसन्न जो तरण पेढ़ी निकली गई के श्रद्धा है पितृ प्रत्ये के फरज दीकनी आ कथा अपनी संस्कृति पाया में पड़ी है બાપ દીકરાનો સંબંધ પિતૃઓનો સંબંધ લોહીનો સંબંધ એમ ખતમ નથી થતો કેટલું પિતૃઋણ માતૃઋણ ગુરુ ઋણ દેવ ઋણ આ બધાનું ઋણ છે ઋષિ ઋણ અને છેલ્લે પછી ભગીરથ મહારાજા તપ કરવા ચાલ્યા અને તપ કર્યું ઘોર તપ કર્યું હવે પ્રસન્ન કરે જ છૂટક્યો છે અને ભગીરથ મહારાજે અનસન ભયંકર વ્રત લઈ मैंने तप कर ब्रह्मा जी प्रसन्न मगो भगीरथ मगोरी त्र पेढ़ी मीजो आ तप करे हूँ मूढ़ साबितगो क्यू पिताजी एकज इच्छा आप अंतर में जो जाणो छो अमा पितर ना उद्धार थे एट्ला गंगा जी ने धरती पर मोको जरूर मोक लो तथा પણ ગંગાજી નો પ્રવાહ ઝીલશે કોણ ઉપર સાત લોક થી પડવાની છે બ્રહ્મલોક થી નીચે આવશે સીધી પાતાળમાં જતી રહેશે બેટા એને ઝીલે કોણ હું કઈ ને જાણવું એનો ઉપાય છે શિવજીને પ્રસન્ન કરો હવે એના ઉપર તપ કરવાનું તો હા કરવું પડશે આ મોટા માણસોને કામ ન કરવું હોય ને એટલે ખો દઈ દે તમે અમારા સેક્રેટરી મળો ને પેલા ને મળો ને પેલા ભાઈ ને મળો ને પેલા એ આમ ધક્કા કરાય કરાય ને આપણને તોડાવી નાખે ઘણું આવું બને પણ બ્રહ્માજી આ એવું કર્યું નતું પણ છતાં એમ લાગે ખરું કોઈ પણ લાગે ને સીધું કરી શકાતું બતાવે તો બની શકે પણ હવે આવું કીધું ભગીરથ ને સંકલ્પ તો થયો જ હશે મોટા માણસો આવી રીતે કરે ખરા એમ હવે આમને રાજી કરવા ત્રણ પેઢી નીકળી તો શિવજી તો ધ્યાનમાં જ બેઠા હોય એને જગાડવા કઈ સહેલી વાત છે બ્રહ્માજી તો આંખો ખોલી બેઠા હોય સારું બાપા અને વગીરથ મહારાજે શિવજી ઉપર તપ કર્યું પણ શિવજી તુરત પ્રસન્ન થાય માગો વગીરથ મહારાજ ગંગાજીને અહીંયા લાવવાના છે આખી ઘટના કઈ આપજો આપના સિવાય બીજું કોઈ આ બ્રહ્માંડમાં જયારે અતિ અશક્ય કામ જયારે પ્રગટ થયા છે સામે આવ્યા છે ત્યારે ત્યારે શિવજીને જ દેવતાઓ સમય બધા યાદ કર્યા છે સમુદ્ર મંથન માં ઝેર પીવાનું બોલાવો શિવને કાંઈ પણ બહુ અઘરું આવે એટલે તરત શિવજીને બોલાવો ગંગાજીને ઝીલવાના છે અને શિવ એવા ભોળા પાર્વતીજી વિમાય કે બાપા ઝેર પીવેલ શું થાય મુશ્કેલી પાર્વતી ને રજા દેવામાં થાય હવે ગંગાજી સાત લોક થી ઉપર પડે શિવજી ઉપર શું થાય આપણે સાવર જરાક વધારે વધી ગયો હોય તો અને એમાં ક્યાં ઉપરથી બ્રહ્મલોક થી ગંગાજી પડે પાર્વતીજી ને થાય ના પાડે તો સારું પણ શિવજી કીધું તથા કહી દો ગંગાજીને ફોન કરી દો કે શિવજી રે તૈયાર છું હવે શિવજી તૈયાર થાય આપણે હરિસ્મૃતિમાં આ કથા થોડી કહેલી છે વિસ્તાર નથી કરતા અને પેલા ગંગાજીને એમ થઈ ગયું કે જોગી મને ઝીલવા તૈયાર થયો છે અહંકાર થયો છે શિવજી અંતર્યા જાણ્યું કે આ ગંગાજી દેવી છે છતાં આવું થયું છે એટલે શિવજી કીધું આવવા દે એને આમ કર્યું જટા ખુલી ગઈ જાણે વડલો પથરાયો એવી જટા વિખરાઈ અને ગંગાજી શિવના મસ્તક ઉપર પડી પણ જેવી પડી એવી ડાબેથી જમણે શિવજી આટલું જ માથું હલાવ્યું જટા બંધાઈ ગઈ ગંગાજી હલવાઈ ગયા અંદર એક બુંદ નીકળે ની પાણી ધોધમાર પાણી વહેરથી બ્રહ્મલોક થી પણ એક બુંદ પાણી પડે ની વર્ષો નીકળવા માંગ્યા ભગીરથ હાથ જોડીને બધું હમણાં પ્રગટ થાય અને શિવજી તો મીચી ગયા એને તો ટાઢું લાગ્યું કારણ કે માથું સારું આનંદ ભગીરથ મહારાજે કીધું પ્રભુ આવના આશુતોષ ગંગાજી ને પ્રગટ કરો તમારા બે ઝઘડામાં મારું બગડે છે શિવજી હસ્યા અને ગંગાજીને મુક્ત કર્યા તો બ્રહ્મલોક થી ગંગાજી કૈલાસ માન સરોવરમાં આવ્યા ત્યાંથી ગૌમુખમાં આવ્યા ત્યાંથી ગંગોત્રીમાં આવ્યા ત્યાંથી ઋષિકેશ હરિદ્વાર પ્રયાગ અને ગંગાસાગર ત્યાં કપિલભુનિના આશ્રમ ની આગળ સાઠ હજાર પુત્રો સગરના મૃત્યુ પામ્યા હતા એના અસ્થિઓના ભસ્મના ઢેર ઉપર ગંગાજી વહે અને સાઠ હજાર સગરના પુત્રો નો ઉદ્ધાર થયો અને ગંગાજી સાગરમાં પડી ગયા તે દિવસથી ગંગાજી બ્રહ્મલોક થી ધરતી ઉપર આવ્યા અને અદ્યાપી પર્ત હજી વહે છે આ ત્યારથી મૃતાત્માના અસ્થિઓ ગંગાજીમાં પધરાવવાનો રિવાજ છે હવે ત્રણ માન્યતા આપણે ત્યાં પ્રચલિત છે એક કે ગંગાજીમાં મૃતત્માના અસ્થિ પધરાવીએ તો મૃત આત્માનો પિતૃઓનો ઉદ્ધાર થાય બરાબર છે બીજું બીજી માન્યતા છે કે ગંગાજીમાં સ્નાન કરીએ તો તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય તમામ પાપ ધોવાઈ જાય બરાબર ત્રીજી માન્યતા આ શંકરાચાર્ય જે અહીંયા ભજગોવિંદમાં કહી એક બુંદ પણ જેણે ગંગાજળનું પી લીધું એને માથે યમ અને યમ યાતના યમપુરીના દુઃખ સદાના માટે નીકળી જાય છે એક બુંદ પણ પીધું આ ત્રણ માન્યતાઓ સમાજમાં હિન્દુ સમાજમાં છે પણ તમને હા પડે છે ગંગાજીમાં સ્નાન કરે બળીને પ્રશ્નો વિચારજો કે ગંગાજીમાં સ્નાન કરે અને બધા પાપ બળીને ધોવાઈ જાય ને ભસ્મ થઈ જાય હા પડે છે વિચારજો ત્રીજું કે એક બુંદ જેને પી લીધું ગંગાજળનું તો એને માથે યમ યાતના યમ દર્શન યમપુરી ના દુઃખ નીકળી જાય છે મનાય છે એક બાજુ તમે ના પણ નહીં પાડી શકો કારણ કે સંતો અને શાસ્ત્રો કહે છે બીજી બાજુ હા પણ નહીં પડે કારણ કે આમ એટલું અશક્ય લાગે છે કે ભાઈ બુંદ પી લે ને યમપુરી ટી જતી હોય તો બીજું કરવું શું કામ જોઈએ પ્રશ્ન તો આવે ને કદાચ પેલા નહીં આવ્યા હોય તો આજે સાંભળ્યા પછી આવશે પણ માયનામાં કેમ આવે એમ અને ગંગામાં ડૂબકી મારે જેટલા પાપ થયા બધા ગંગામાં ધોવાય છે અને છતાંય જો માયના અંદરથી નથી માયનામાં આવતું ભલે બધા આમાં કરે માયનામાં નથી આવતું અને છતાંય લોકો ત્રણેય વસ્તુ કરે છે મૃતાત્માના અસ્થિઓ ગંગાજીમાં ગમે તે હિસાબે જઈને પધરાવાની કોશિશ કરે છે બીજું કે જિંદગીમાં એક વાર અભિલાષા રાખે છે કે ગંગા સ્નાન થઈ જાય બરાબર છે ત્રીજું કે બુંદ પણ જો મુખમાં જાય તો ઉદ્ધાર થાય એમ પૂરીના ડું જાય એટલા માટે મરણ પથારી પીડ્યો હોય ગળી ન શકે પી ન શકે તોય એને ઋનુ કુમડું લઈને છેટે ગંગાજળ પીવડાવવામાં આવે છે આ ત્રણેય પ્રક્રિયા સમાજ કરે જ છે મનાય ન મનાય પછીની વાત છે પણ કરતો રહ્યો છે સમાજ એ અદ્યાપી પર્યંત तो आज एक अस्थिओ पधराविए तो पितृतात्मा उद्धार थे पेली स्पष्टता है उद्धार एट कोई मोक्ष थी जाए बात नहीं उद्धार एले पितृव प्रेतियों ने पायमा हो तो अस्थिओ पधराव प्रेतियों छूटी जाए આમ પ્રેતયોની ને પામા ભટકતા હોય તો એના અસ્થિઓ ગંગામાં પડે પધરાવો તો પ્રેતયોની એમાંથી છૂટી જાય પણ છતાંય તમને એવું પણ જાણમાં હશે કદાચ કે અસ્થિઓ પધરાવ્યા હોય તો પણ એની ગતિ ન થઈ હોય એવા કોઈ કોઈને અનુભવ હશે હું બહુ સમજી વિચારીને આ બધું બોલું છું કંઈ આપણે કાંઈ ઓર્થોડોક્સ નથી એટલા બધા કંઈ જળ જૂના નાખી દીધેલી વિચારધારાને પકડી રાખીએ એવી માન્યતાવાળા નથી આપણે બહુ સમજી વિચારીને ભલે ઘણીવાર બહુ ડિગ્રીઓ જઈને ચડી ગઈ હશે અને બહુ મોટા વક્તાઓ હશે અને બધી આવી વાતોને ક્રાંતિકારીને નામે બધું છેદ ઉડાડીને વાતો કરતા હશે પણ આપણને લાગે કે એક બાબતમાં એ છે એ મૂઢ લોકો છો એ પછી સ્વીકારતા જ સ્વીકારવું નથી એમ એક સમાજમાં છાપ પડી જાય ને એટલે પછી હવે બસ અમે એમાં માનતા નથી અમુક વસ્તુ ઉપર ધૂળ ચડી ગયું હોય ને એ ધૂળ દૂર કરાય પણ મૂળ વસ્તુ સોનું છે એના ઉપર ધૂળ ચડી ગયું તમે સોનું જ ફેંકી દો તો હવે ધૂળ ચડી ગઈ હવે એમને માનતા નથી ધૂળ ખંખેરી નાખો ને અને સોનું હોય તો એની સાથે ઇમિટેશન પણ હોય જ પ્રેતીઓની માંથી એની મુક્તિ થઈ જાય છે પણ એવા કદાચ કહું છું ને કે એવા જાણ હશે કે એના અસ્થિઓ પધરાવ્યા હોવા છતાં પણ મુક્તિ ન થઈ હોય આપેલો ભાગવત નો ધૂંધકારી માટે ઘણું કર્યું છતાં એની પ્રેતીઓની નથી છૂટી એ ભાગવત કથા છે તો શું એમ મારી જાણમાં આવા કિસ્સાઓ છે પણ છતાં હું લંબાણ થાય પેલું થાય એટલે કશું કહેતો નથી અને મને જેણેલું છે ના પાડી છે કારણ કે ફેમિલી બેઠું હોય ડખા થાય એટલે તો પેલી વાત અસ્થિ પધરાવો છતાં પ્રેતીઓની નથી છૂટતી એનું પેલું કારણ કે ગમે તે રીતે તને पन जे अस्थि पधरा छूटवी बाधीज रा तेने यज्ञयागा करो पितृतर्पण करो तो एमज के नथी तो मुक्ति गंगा जी नी सके छूटवु हो, ए, इच्छा हो ए, तो कारण आप इच्छा न हो तो भगवान अपन मुक्ति न आप सके तो गंगा जी के, के जो यहां न हो तो मुक्ति थती बीजू जेना अस्थि पधराव छो प्रेतीय छोड़वा प्रेतियोंला जीव ने जो गंगा जी सहज महिमान न हो तो गंगा जी एार करता ગંગાજીએ એ કોઈ જળ રાશિ નથી યાદ રાખજો આ બધા મહિમાના સૂચક શબ્દો છો એ ચૈતન્ય માતૃશક્તિ છે દિવ્ય પ્રવાહ છે પવિત્ર ચરણામૃત છે પણ ચૈતન્ય છે અને જ્યાં ચૈતન્ય તત્વ હોય એ આપણો ભાવ અભાવ ભાવકુભાવને જોઈને કામ કરે છે ઇલેક્ટ્રિસિટી જળ છે આપણે આસ્થા કે અનાસ્થા ગમે તેવા આંગળી નાખોલ ઉડાડી જ નાખે કારણ કે જળ છે પણ પિતાજીના હાથમાં કોઈ અગ્નિ હોય કે ઇલેક્ટ્રિક વાયર હોય દીકરો અડવા જાય તો એ નહી અડવા દે કારણ કે માતૃ શરીરા માતૃશક્તિ ચૈતન્ય છે અને એની સ્તુતિમાં જ કેવાયું છે નમામી ગંગે તંકજ સુરા સુરૈવંદિત દિવ્ય રૂપમ मुक्तिम च ददासी नित्यम भावुसारेण सदा नाव अनुसारे तब बधा ने मुक्ति हमेशा मणस ने आपो तब दिव्य रूप भुक्ति ने मुक्ति बंने आपो भावानुसारेण सदा नम भाव प्रमाणी ने आपोचो માટે જો એને મહિમા જ નથી ગંગાજીનો તો ગંગાજી એનો ઉદ્ધાર કરતા નથી અને સારંગપુરના પાંચમા વચનામૃતમાં પણ મુક્તાનંદ સ્વામી મહારાજ નો પ્રશ્નોત્તર છે એમાં જ કહ્યું છે કે આ ભગવાનના દર્શનનો મહિમા બધાને છે મહારાજ કે ના બધાને છે જ નહીં મહિમાએ સહિત પ્રીતિય સહિત એકાગ્ર તન્મય થઈને જે ભગવાનનું દર્શન કરે એને માટે મહિમાનું દર્શન ફળ છે બીજા બીજ બળ થાય છે બધાને સરખું નથી એટલે જેવો મહિમા એવું ફળ મળે દેવના દર્શન તો બધા કરતા હોય પણ જેને જેવો મહિમા એવી પ્રાપ્તિ થાય ગંગાજી એટલે જો એને ભાવ હોય મૃત આત્માને તો ગંગાજી ઉદ્ધાર કરે નહીતર એનો ઉદ્ધાર થતો નથી એટલે આ અસ્થિઓ પધરાવાની એક પ્રશ્ન એનો ઉત્તર હવે બીજી વાત સ્નાન કરવાથી બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે શું કેવું છે કારણ કે બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે એટલે આ બધા આવ્યા ને ઋષિકેશ એટલે પછી આ આપણે બોલવાનું જ હતું એટલે જે મનમાં હોય એટલે મેં એક જણા પૂછ્યું કે મેં ગંગાજી આટલો મહિમા છે ગંગાજી ડૂબકી મારે સ્નાન કરે બધા પાપ બળીને ભસ્મ થઈ જાય તમારું શું કેવું છે બધાય તો નહી બળતા હોય પણ આમ થોડા ઘણા તો બળતા હશે એ હશે બધાય તો નહિ થોડા ઘણા મેં કીધું થોડા ઘણા એટલે શું સાંભળજો થોડા ઘણા એટલે શું મને કે હળવા હળવા હોય બળી જતા હશે અને ભારે માયલા હશે ને એ પેડ્યા રહેતા હશે આ મને નવું ભાષ્ય મળ્યું હળવા હળવા મને કે બળી જતા હશે પણ જ્યાં ભારે માયલા હશે ને એ પેડ્યા રહેતા હશે ઓકે એને નિખાલસ જે મને કીધું બહુ આનંદ થયો ક્યારેક આપણે સામાન્ય માણસ માનતા હોય પણ એને બોલે તો આપણને ખ્યાલ આવે તો ઘણી આનંદ આનંદ થઈ જાય છે એનો અર્થ શું છે આ બધું બળે નહી બરાબર છે જો શાસ્ત્ર માં એવું નથી કીધું કે થોડા ઘણા બળી જાય ता बदाज पाप गंगा बास्म कर सौ टका स्नान करता आस तो બધી આ દેવ દર્શન હોય તીર્થ હોય સદગુરુ હોય શાસ્ત્ર હોય કથા હોય બધા છે એને કંઈક જુદું દર્શન થાય ને માનસિક ભૂમિકા જીરો હોય તો એને ચિત્ર પ્રતિમા લાગે માનસિક ભૂમિકાની શરતો તો છે જો સ્નાન કરતા આવડે તો ગંગાજીમાં एक डूबकी मारे बदा पाप बढ़ी भस्म थी जाए भूमिका जगन्नाथ नाम एक कथा पंडित महाविद्व महाकविराज पर हमें गरीब आटो ले गए क्या सम्मान मे नहीं पूरी आजीविका नो निर्वाह थे नहीं फरता फरता पी દિલ્હી દરબારમાં આવ્યા ત્યારે દિલ્હીના તખત ઉપર જહાંગીર નું શાસક અકબર પછી જહાંગીર ના દરબારમાં જગન્નાથ પંડિત આવ્યા કવિત્વ જહાંગીર ખુશ થઈ ગયા એ થોડા રંગીલા તો હતા જ એટલા બધા ખુશ થઈ ગયા એને ખુબ આપ્યું અને એમને કહ્યું તમને મન પડે ત્યારે તમારે આવવાનું કવિતાઓ સંભળાવવાની અમને આનંદ થશે અને જોઈએ તમારે લઈ જાવ આટલા ખુશ થઈ ગયા એના જગન્નાથ પંડિતના આટલું જ જોઈતું હતું કવિરાજને પણ આનંદ આવ્યો અવર પણ જહાંગીરના દરબારમાં વધી બેસવા ઉઠવાનું પણ વધ્યું વિશુદ્ધ બ્રાહ્મણ પરંપરા છે આખી આખી યવન પરંપરા છે જહાંગીરની હવે અવર આવે જે કારણોસર કારણોસરમાં કારણોમાં મારે પડવું નથી પણ એ જગન્નાથ પંડિત मुस्लिम युवती साथ परिणाम लवंगी नामनी एक युवती मुस्लिम एनी जगन्नाथ ब्राह्मण पंडित त्र सौ वर्ष पहला परिणाम नथी करता लोको, तो ये जरे विशुद्ध ए बध आता बड़ी परंपराओ खूब विरोध વિરોધ થાય તો આપણો સમાજ એનાથી આગળ વધે છે ને ખૂબ ત્રાસ આપે એટલા બધા દુઃખ આપ્યા એટલા તિરસ્કાર થયા એટલા બધા હેરાન થયા કે જીવું ઝેર થઈ જાય છેવટે ત્રાસી ગયા પછી એ કરવું હવે ક્યાં જવું ગંગાને ખોળે આવ્યા ઐતિહાસિક ઘટના છો હજી ગંગાજીને ખોળે આવી અને ઊંચા તટ ઉપર બેઠા મહિદ્વા હતા સ્વીકારતું નથી પોતાને અપરાધ કિલો છે બ્રાહ્મણ છું અને મુસ્લિમ ને પરણ્યો છું પણ હવે જે તે કારણો છે પરણવું પીડ્યું છે અથવા તો મહાનથી આવ્યું જે હોય તે કારણ કે હવે મુસ્લિમ શાસનમાં જાય છે શું થયું એ કઈ બહુ બહાર આવ્યું નથી બેઠા છે ગંગાને દૂર जगन्नाथ पंडित आर्तना देवे गंगा जी स्तुति करे हेमा मरेला उद्धार पंच महापाप करना पंचमहाप करना तारगरना मृत ने तारनारी हूँ तो जीवतो तो छु मारो उद्धार कर तो तारो यश मंडल में बच्चे तू माँ छो हूँ दीकरो छु क्या शरण नहीं मिले तारे त्या आसू साथ जगन्नाथ हमें घड़ीय आई गई हो जीवन ना दुखनी तो पी पाकाष्टाए तो आरतना उठे तो शु जगन्थ पंडित एक श्लोक बोली गंगाने स्तुति करेंव भाव हे एना एक श्लोक बोली ने स्तुति करे एक पगथिया जटलू पानी ऊंचा बीजो श्लोक रची ने गंगा जी स्तुति करे एक पगथिया जटलू पाच पाणी आए समझो एक फूट पाऊ એવી રીતે પચાસ મો શ્લોક બોલ્યા પાણી ગંગાજીનું શ્લોક બોલી પાણી ગંગાજી એકાવન ફૂટ પાણીનું પ્રવાહ વધી ગયો અને જેવો એને બાવન શ્લોક ગંગાજીની સ્તુતિ કરીને અર્પણ કર્યો મસ્તક ઉપર ગંગાજી ફરી વેળ્યા અને બંનેને લઈને ગંગાજી પ્રવાહ સમાગન્નાથ પંડિતહરી ગ્રંથ મળે છે ને એ ગ્રંથ વાંચો છે અદભુત સ્તુતિ છે અમુકનું એવું કેવું છે કે એ ગંગાજીના પ્રવાહ વિલીન નથી થયા પણ ગંગાજી એને નવડાવ્યા એટલે પછી લોકો એનો સ્વીકાર કરી લીધો કે શુદ્ધ થઈ ગયા હવે મને મારો આ અંગત મત છે મને મનમાં ગળે નથી ઉતરતું એટલા માટે કે ત્રણસો વર્ષ પેલા આવો સમાજ હોય કે ગંગાજી નવડાવે પછી સ્વીકારી લે એવું માન્યમાં આવતું નથી કારણ કે સીતાજી અગ્નિ કસોટી આપી હતી તોય નહોતા સ્વીકાર્યા આ કેવી રીતે સ્વીકારે એટલે પછી આત્મસમર્પણ ગંગાને થઈ ગયું માં આવી ગયા છે જીવીને શું કરવાનું છે આટલો જો સ્વીકારો ભાવે ગંગા સ્નાન માટે તો હવે હવે વિચારવું કે આપણે કઈ રીતે સ્નાન કરીએ છીએ એક તો મહિમા અત્યંત મહિમા ગંગા છે એ મહિમા છે જ નાખવાની વાત નથી એટલા માટે મહિમા છે કે ભગવાનનું ચરણામ તમે ભૂલી જાવ ગંગાનો હિમાલયનો નદીનો પ્રવાહ એ ભૂલી જાવ નાતી વખતે ચરણામના ચરણમાં અને એ વાત તમે બિલીવ કરશો માનશો કે તમે કોઈ પણ ક્ષણે તમે ત્યાં સ્નાન કરો ગંગાજીમાં ક્યાંય ને ક્યાંય માન સરોવરથી માંડીને તમે જે જગ્યાએ સ્નાન કરતા હો ત્યાં સુધીમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ दिव्य रूपे सिद्ध पुरुषों एमा स्नान करता, करता, करता, करता मैं खबर नाता ने कोई दिव्य योगी स्नान करते भगवान चरणामृत में नाते विश्वना श्रेष्ठ आत्माओं दिव्य रूपे स्नान करता हो गंगा है आप देखता न हो જે દિવસે નીલકંઠ વર્ણિ હિમાલયમાં ફરતા હશે ત્યારે કોઈ આજુબાજુ નાતા હશે નીલકંઠ વર્ણિ અક્ષાધિપતિ ખબર નથી એમ જ્યારે જ્યારે નાહ્ય ત્યારે કોઈ ને કોઈ પ્રવાહમાં ક્યાંય ને કઈ એવા યોગીઓ દેવતાઓ ઈશ્વરો ઋષિઓ મુનિઓ સ્નાન કરતા હોય છે पवित्र जल आ क्यों पाप उभुरीप उभू रही सके आव मन में या चरणाम महायोगी सिद्धो भगवान एकांतिक भक्तों स्नान करें प्रवाह व्यव डूबू छु મહાપુરુષના ચરણની એક રજ પણ જેની માથે પડી જાય તો એના જન્મ જન્મના અઘવયા જાય તો પછી જે જોગી આમાં સ્નાન કરતો હોય અને એ પ્રવાહમાં આપણે નીચે સ્નાન કરતા હોય કયું પાપ ઉભું પાપ એવી કઈ ઓકાત છે કે પીડ્યું રહી શકે પણ સ્નાન કરતી વખતે આ ભાવમાં ડૂબી જાય કે હું સાધુ સંતો યોગીઓ અને ભગવાન ભગવાનના અવતારો અને ભગવાનના ચરણામૃત એમાં સ્નાન કરું પણ આપણે તો સ્નાન બહુ ટાટું કાઢ્યું લાગે એની વાત નથી પણ આપણે અને એકબીજા ઉપર જળ વિશેષ ઉડાડવામાં ઉડાડવું જ જોઈએ એની ના હું નથી પાડતો પણ આપણે થોડુંક ખેલમાં પેલામાં મહિમામાં તન્વય નથી થતો કઠણ છે હશે થનારા હશે હું કઈ ના નથી પાડતો પણ જે થાય એને આ પ્રાપ્તિ હોય છે ભાવમાં ડૂબી જાય અને હૈયું બીજું હૈયું ગદગદિત થઈ જાય ગદગદ થઈ જાય મને આ લાભ ક્યાંથી મને આ લાભ ક્યાંથી કરોડો જન્મ ધ્યા છે તો એ નથી પહોંચી શક્યો આજ મને આ લાભ મેળો છે ઓહો એમ જેમ ગંગાના પ્રવાહ માં ઉતરે ત્યારે આમ ગદગદ થઈ જાય આ લાભ મને ક્યાં આ લાભ મને ક્યાંથી સાડા કરોડ રૂવાડા આમ ઊભા થઈ જાય આવો ભાવ જો આ બધી શરતો પૂરી થાય પછી કોઈ પાપ ઉભું રહીએ તો મને કહેજો આવો મહિમા આટલું હજુ ગદગદ થઈ જાય અને તનમય થઈ જાય તનમય થઈ જાય ગંગામય થઈ જાય આપણે થવાતું નથી ગંગામય થઈ જાય બધું ભૂલાઈ જાય અમુક લોકો સ્નાન કરતા હતા ને એટલે એક જણો છે ને આ બાજુ આમાં જોઈ રહ્યા એટલે પેલો કે ત્યાં શું જોવે છે આ બધા યાત્રાઓ સાધુ સંતો જો આ સ્નાન કરે છે એ તરફ જો તો કે ત્યાં જોવું મુશ્કેલી પડે એવું છે કેમ કપડાં અહીંયા ઉતાર્યા છે कितार तवाते पोतरी भर जाऊविकता है तन्मय नहीं थबात वास्तविकता गंगा जी ये तपासता ता तेम जीव राखो नो ये व्यवस्था ते करो बधु भूली तनमय थे હયો ગદગદ થાય આવો મહિમા હોય અને તન્મય થઈ જાય અને ભાઈ દિલ નાભી માંથી પશ્ચાતાપની આહ ઉઠે અને ગંગા સ્નાન કરે આ આપણને ગંગા સ્નાન કરતી વખતે પાપ યાદ આવે છે કેવા કેવા કર્યા છે ધોવા આવ્યો છું એ તો પેલા ખ્યાલ હોવો જોઈએ ને વાત છે છે એ તમને કઉ છું ભાઈ ये? ये तो ये हो ये जारे याद करें तरह पश्चातापोह हो कर्मो क्या स्मृति में आ जन्म गत जन्मों मैंने कहीं खबर नहीं याद आ जाए पश्चातापा तो पश्चातापाज पाप धोई सात थी जाए पश्चाताप क्यों ભૂમિકા બહુ મોટી હોય તો સહજ સહજ ભૂલ થઈ હોય અમુક હોય તે હોય પણ જેની દાનત જ ખોરાટો વપરાય હોય એ પ્રશ્ાતાપ થાય કેવાય ને એક જણા એ ટ્રેનમાં બેઠેલો અને બાજુમાં બીજા બેઠેલા એટલે પૂછ્યું ક્યાં જાવ છો તો ગંગા સ્નાન કરવા માટે જાઓ છો ગંગાજી ખૂબ મહિમા છે ત્યાં જવું જોઈએ ને હું તો બે પાંચ વર્ષ એકવાર જાઉં છું અને ખરેખર એકવાર જિંદગીમાં આવી રીતે ના કરે એની તો બહુ મૂર્ખતા કહેવાય બહુ ગંગાનો મહિમા ગાયો એમાં ઓલો ટિકિટ ચેક કરાવ્યો ગંગા સ્નાન કરવા વાળો ને ઉઠીજરૂ થોડી વાર ટીસી જતો પેલા ભાઈએ પૂછ્યું કે તમે ક્યાં જતા રહ્યા હતા તો કે ટિકિટ લીધી જ કોઈને પેલો કે ભલા માણ તમે ગંગા જે સ્નાન કરવા જાઓ છો અને તમે ટિકિટ નથી લેતા તો ધોવા જાવ છું ને એક ભેડું ઉં છું તો એક ભેડું આને પશ્ચાતાપ થાય આ દ્રષ્ટાંતિ રીતે કરેલા કૃત્યો નો પશ્ચાતાપ નથી હોતો ને પશ્ચાતાપ વગર ગંગા ક્યારે ધોઈ આપતી નથી નહિતર આવી જ રીતે જો ગંગા ધોઈ દેતી હોય અને ધોવાતા હોય તો બઉ સસ્તું કહેવાય આ કલમાળીને બધા એકબકી મારે પૂરું થઈ જાય ને શું વાંધો આપણે શું કામ પાછા પડે તો કોઈ લોકો કેવા નમૂના છે આપણા દેશમાં તો તમે જોવો યાદવ નામ લઈએ તો આપડે બગડી જાય તો પછી કઈ ને બસો ટિકિટમાં ખર્ચવા કઈ મોંઘા પડે પણ એમ ગંગાજી પાપ ધોતા નથી આવી ભાવના અને અત્યંત પશ્ચાતા તન્મયતા અને ભાવોદ્રેસુ કોઈ પાપ ઉભું રહે હવે હા પડે છે કે નહીં આ ભાવમાં જો ગંગાજીમાં સ્નાન કરે તો બધા જ પાપાળીને પ્રશ્ન થઈ જાય આપણે સમટિયાળાના વીરા શેલડીયા એ ગરડા આવ્યા ને ગેલા સ્નાન કરવા ગયા પાછા વળ્યા ગામડાના ખેડૂતો એટલે કોઈ પૂછ્યું ગેલામાં નાયા ઘટપુરમાં જે નદી એ ગેલો નદી ઉન્મદ ગંગા પણ કહે છે ગામડાના ખેડુ જો ગંગામાં નાયા હેલામાં નાયો ને માથા બોલ નાયો શું નાયા ધૂળ ગેલા નદીમાં પાણી જ નથી તો શું નાયા ખોટું શું બોલો વીરા શેલિયા કહે ગંગા ગેલામાં પાણી સુકાઈ ગયું છે એટલે કલ્યાણ થોડું સુકાઈ ગયું ગામડા નો માણસમાં પાણી સુકાઈ ગયું છે પણ કલ્યાણ થોડું છે હું તો ગેલાના પટમાં અવળો ને અવળો આલોટો કે જેમાં મારો બાપ પગલા પાડ્યા અને જેમાં પાંચ સો પારમશો સમહ્યા એમાં હું એની રમણ રેતી એ પટમાં આથી તેમ આથી જે આલોટ્યો ધન્ય થઈ ગયો હવે આને તમે જુઓ આ મહિમા છે આ સાંભળ્યા પછી આપણે બોલીએ અલગ અલગ વસ્તુ છે પણ આને ઉગ્યું કેવી રીતે આપણે શું કહે આ બધી વ્યવસ્થાઓ આવી છે પાણી રેવા નહીં નહીં બંધ નો બાંધવો જોઈએ અમુક અમુક સમય છોડવું ન જોઈએ નાહવું હોય આપણી જેવા માંડ પાંચ વર્ષે બે વર્ષે વર્ષે એક આવતા હોય વિરા શું અથવા ઠાકોરજી ને ઠપકો નથી દીધો એટલો બધો મહિમા છે બહુ જાણવા જેવી વાત અદભુત એ કે હું વર્ષે એકાદ બે વાર મારે ઘરડા જવાનો પ્રસંગ બને ક્યારેક વર્ષમાં ચાર વાગે જવાય પણ હું જાઉં રાત રોકાવ અવશ્ય પછી રાત પડી જાય લીંબ વૃક્ષની આસપાસ કોઈ ન હોય સ્વામી આ પહેરણ કાઢી અને એ લીંબૃક્ષના ચોકમાં હું આળોટું સામી હા જ્યાં સજાનંદ સ્વામી ખુલ્લે પગે વિચરતા જીવવા લાડુવા દાદા ખાચર જેવા ભક્તો વિચરતા પાંચસો પરમંશોની પંક્તિઓ થતી સભાઓ થતી સ્વામી મારી આંખમાં આંસુ આવી ગયો હું આળો ટૂંક ઓહો હો હો મને એવી અનુભૂતિ થાય એવી અનુભૂતિ થાય વાત રેજો ગુજરાત લીંબ વૃક્ષ ને દાદાના દરબારમાં હોય એ જિંદગીમાં પાપ કરી જ ના શકે આ મોટી વાત પાપ જ ના થાય તો ધોવાનું શું હોય ભલા માણસ લુગડું મેલું જ નથી થતું એવી વાત છે હે અને ખાનગી વાત છે હું જયારે જયારે આપણે ગરડા જાય ત્યારે અમારે દિવસે જવાનું હોય રાત રોકવાનું ઓછું થાય મારા પોતાની વાત છે આપણે દંડવત કરીએ લીંબ વૃક્ષમાં પણ ભાઈ આજે કઈ દે આમ હજી સંકોચ થાય છે પણ દંડવત કરીએ કોઈને ખબર ના પડે પણ આમ અમારે દંડવત કરો એટલે માથું નીચે નમી જાય ને જ્યારે જયારે લીંબ વૃક્ષ એ ભૂમિમાં દંડવત કરો ત્યારે ત્યારે જીભથી કાંકરા ચાટવા માંડો ભાઈ કે આ હા હા ક્યાંથી કોઈ ને ખબર ન પડે શું કરે છે પણ વારે વા થોતું હોય એનો તો આપડે કૂતરું તો નથી માણસ અને અવશ્ય નીચે પડી ગયું હોય ને જાય ત્યારે આ એક કાંકરાજીભમાં લેવા અને બીજું એ લીંબ વૃક્ષોનું નીચે પડી ગયેલું એક પાંદડું ગમે તે પીળું સુકાઈ ગયેલું લઈ ચાલી જવાનું બળાઇ માટે નથી પણ એક વાર જાઓ તો પર્યાપ્ત છે એમ આ ભાવથી જાઓ આખું આખો વર્ષ શું આખી જિંદગી તમને નશો ઉતરે નહીં કે હું ક્યાં જઈ આવ્યો છું અને મેં શું લાભ લીધો છે એ દાદાનો દરબાર એ લીંબ વૃક્ષ શું એક સંત કોઈ નીચે વૃક્ષ નીચે બેસી ગયો હોય તો તીર્થ થઈ જતું હોય ત્યાં તો બ્રહ્માં અને એ ગોપાલ બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ છે એ નિષ્કુળ આનંદ સ્વામી એ પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી ક્યાં સંત મળે એ જીવભાઈ લાડુભાઈ ક્યાં મળે એ જ્યાં વિચર્યા છે પાતાળ લગી પૃથ્વી ખોદી નાખો તોય આ તીર્થ તીર્થ મટે નહીં એટલે શિક્ષાપત્રીમાં કહ્યું છે તીર્થની નિંદા ન કરવી તીર્થ પાપ વધી થાય સુષુપ્ત થઈ જાય આપણી પાસે દિવ્ય ભાવ હોય તો તમારા માટે એ જ ક્ષણે તીર્થ પ્રગટ થાય છે યાદ રાખજો ગમે તેવી એની તીર્થોની અવદશા થઈ ગઈ હોય પણ આપણામાં જો એ ભાવ હોય તો એ સ્વયં સુષુપ્ત તીર્થ આપણા માટે દિવ્ય પ્રગટ થઈ જાય છે આપણે કહ્યું છે ને કે ગંગાજીમાં સ્નાન ચાલતા હોય ઉપર શિવજી ને પાર્વતી નીકળ્યા હતા આટલા લોકો સેંકડો લોકો સ્નાન કરતા હોય એટલે સતી કીધું મહાદેવ ને કે દેવ આ લોકો બધા ગંગામાં સ્નાન કરે છે બધા પાપ મુક્ત થાય છે ધન્ય છે આ બધાને એટલે શિવજી હશ્યા એટલે પાર્વતી કહ્યું કે કેમ હસો છો તે કહ્યું તમે કહ્યું ને બધા પાપ મુક્ત થઈ જાય છે એટલે હસ્યો તો કે કેમ સાચું નથી તો કે ના સાચું નથી જોજો હવે આ કથા તમારે જાણીતી છે છતાંય કઉ છું કારણ કે આમાં ક્રમમાં સારી લાગે છે દેવી એવું નથી બધા પાપ મુક્ત નથી થતા હોતા આ કથા કઈ ઓછો મહિમા કે ઓછો આપણને માર્ગદર્શન આપે છે તો એવું કેવું હતું કે એવું જ છે ચાલો આપણે પ્રેક્ટિકલ કરીએ બતાવવું તમને અને શિવજી કોઢી સ્વરૂપ લઈને ખાડામાં બેસી ગયા સતી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને બાજુ બેઠા અને શરત સમજાવી દીધી સતી રડે છે ગંગા સ્નાન કરી નીકળે એટલે પૂછે શું દુઃખ છે તમને તો અમારા પતિ છે ભયંકર રક્તપિત કોઢ થયો છે હવે જરા ટેકો કરો અને લથડી ગયા છે જો તો બહાર નીકળી જાય તો મારા પતિ ની ચાકરી કરવું એકલા થી નીકળતા નથી એટલે ઓલો મદદ કરું પણ જોજો શરત છે ગંગામાં સ્નાન કરેલું હોવું જોઈએ હા હા સ્નાન કરીને આવ્યો છો અને બીજું કે તમે નિષ્પાપ હોવા જોઈએ બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા હોય તો તમે અડજો નહીતર આમનો કોડ તમને લાગશે ઓઈ કે શિવ શિવ શિવ શિવ ભલે પીડ્યા ભલે ખાડામાં પીડ્યા વિચાર કર્યો આપણે પણ જો સ્નાન કર્યા પછી આજ ઘટના તરત અંદર ફીલ થાય છે બેડ્યા આવું એવું લાગતું નથી દાદા બહુ નિખાલ જ સાંભળજો આપણે કઈ એક ગામડીયો માણસ આવ્યો અને એને પૂછ્યું શું છે માં તો આવું છે લો હું મદદ કરું એકલો કાઢી દઉં હા પણ ગંગા ગંગા સ્નાન કર્યું પણ પાપ એક પણ ન રહ્યું હોવું જોઈએ ગંગામાં સ્નાન કર્યા પછી પાપ રહેતું હોય છે આ જન્મના શું અને જન્મના બાપીને ભસ્મ થઈ જાય માં ત્યાં તો ગંગામાં સ્નાન કર્યા પછી સ્પર્શ કર્યો શિવને ત્યાં બોલે નાથ શિવજી પ્રગટ થઈ ગયા દેવી આ એક જ પાપ મુક્ત થયો છે બાકી બધા એમનામ ગયા છે મહિમા મહિમા છે આ ભાવ કેટલા ભાવથી કેટલી મહેનતે ગંગાજી આંખમાં ગામડાના માણસને અને કેવા ભાવથી અમે એને ડૂબકી મારીએ છીએ ક્યાં પા વચ્ચે આપ સાંભળી નહીં તરત વિચાર આવે કે કઈ વાંધો નહીં આપણે બીજી વાર આંટો મારી લઈશું પણ એમ ન થાય કે હા રે અવસર ચૂકી ગયા આમ દ્રાસકો ના પડે અત્યારે દ્રાસકો પડે તો અત્યારે બળી જાય બધા ભસ્મ થઈ જાય પણ ન થાય આ બહુ બહુ જ મોટી ભૂમિકા માગે છે આ વચનામૃત મહારાજે લખ્યું છે કે કોઈ સંતના અપરાધ થઈ ગયા હોય ને એવો તલ પાપડ થાય જે જળ વગર નું માછલું તડપે રીતે આકુળ વ્યાકુળ થાય નિદ્રામાં નિદ્રા ના આવે ખાવાનું ભાવે નહીં એવો એ વ્યાકુળ થઈ જાય તો એના બધા અપરાધ માપ થઈ જાય છે એવું લખ્યું છે કે આ દ્રોહ માંથી મટવાનું છે ઉપાય મહારાજ બતાવ્યો આવું થાય તો ત્યાં આપણી પાસે સ્વયં ગંગાજી આવે છે આપણી પાસે સ્વયં તીર્થો આવે છે આપણી પાસે જ મુક્તો આવે છે આપણી પાસે સ્વયં આપણો બાપ આવે છે આપણું હૈયું એવું માગતું હોવું જોઈએ જોધપુર રાજસ્થાન એક ઘટિત ઘટના તમને કહું છું મજા આવે છે ને સાચી વાત કરું છું ને ખોટી તો નથી કરતો ને હે હા તો બસ ખોટી લાગતી બંધ કરવું એમ જોધપુરમાં એક યુવાન એના પિતાનું મૃત્યુ થયું पिता मरी ने प्रेत थे युवान ने देखाय बाप हमें प्रेत थे कि नहीं प्रेत है नही नहीं बात मनाती हो तो आ घटना बढ़ूज कह एक अंश खोटी नहीं रात पड़े ने ने ने बाप देखा આમ સામે હરતો ફરતો અને વિલાપ કરતો એનો બાપ દેખાય એટલે ઘણા એને ગામડાની રીતે જે કઈ કરવું જોઈએ એ બધા કર્મો કર્યું પણ એના બાપની મુક્તિ યોનીમાંથી છોકરાને એટલું બધું દુઃખ થયું યુવાનને કે મારો બાપ છે મારે ગમે મારે આ યોનિમાંથી છોડવો જોઈએ એ મારું કર્તવ્ય છેવટે એ છોકરો પાંચસો રૂપિયા લઈને એક જોડીમાં નાખ્યા વિચાર થયો કે હું રૂપિયા લઈને નીકળીશ તો ચોર લૂંટારોનો ભય એટલે પોતાની હાથે જ ગેરુઆ કપડાં કરી સાધુનો વેશ બનાવી લીધો અને જોડી બનાવી સાધુની એમાં રૂપિયા નાખી દાન પૂજની કોઈ આ કે પિતૃ યજ્ઞ કર્મ માટે જોઈએ એટલે એ બધું લઈ અને નીકળી પડ્યો સાધુને કોઈ લૂંટે નહીં એટલે સલામત આવી રીતે પૈસો રહે એના માટે બનાવટી નકલી સાધુ થયો અને તીર્થોમાં ફરે કાશીમાં નાયો, કર્મો કર્યા સત્કર્મો કર્યા પૂજન કર્યા રાત પડે એનો બાપ દેખાય ગંગા નાહો બાપ દેખાય હરિદ્વાર નાહ્યો સત્કર્મો પૂજન કર્યા રાત પડે ને બાપ દેખાય પ્રયાગ ગયો નાહ્યો પિતૃતર્પણ કર્યું શ્રાદ્ધ કર્યું બાપ દેખાય ગયા ગયો ગયામાં નાહ્યો શ્રાદ્ધ કર્યું રાત પડે એનો બાપ દેખાય જગન્નાથ પુરી ગયો વેદ કર્મો કરાવ્યા રાત પડે અને બાપ દેખાય એવી રીતે ફરતા ફરતા ફરતા ફરતા દામો આવ્યો જુનાગઢ दामोक कु दामोदर कुंड म नह पितृतर्पण कर पूजन करिणा रात पड़ी एन बाप दया प्रभा पाटण नाहया पितृतर्पण कर श्राद्ध क्रम कर रात पड़ी अनेक एन बाप दू कर द्वारिका गया રણછોડરાયના દર્શન કર્યા રાત પડી બાપ દેખાય ઊંઘી ગયો સ્વપ્નમાં રણછોડરાય આવ્યા બહુ બઉ સત્ય વાત કહું છું તમે સ્વપ્નમાં રણછોડ રાય આવ્યા અરે અરે અરે બેટા આખી પૃથ્વીમાં રખડી રખડી મરી જઈશ તો તારા બાપનો ઉદ્ધાર નહી થાય તારા બાપનો તારો ઉદ્ધાર કરવો છે हा गठपुर जाने प्रगट भगवान मल्से तारा बाप न उद्धार अत्यार बोलते चाल तो भगवान जा तारो तारा बाप ने वाली क्या का ना बेहो उद्धार ये जागो ने मुठियु वाली भाग्य क्या रोकवुज नहीं द्वारिका ना ચાલતા ચાલતા ત્રણ ચાર દિવસે તો ગઢપુર પહોંચ્યા અને ત્યાં જ કેટલાય લોકો આવતા હોય નદી નો પ્રવાહ વહે અને કેટલાય યાત્રાળો એમાં સ્નાન કરે ધૂન બોલે સહજાનંદ સ્વામીની જે બોલાતી હોય ધનશ્યામની જે બોલાતી હોય સ્વામિનારાયણ ભગવાન જય સહજાનંદ મહારાજ ની જય જય થતો ને બધા નાતા હોય એટલે એને આ સાધુ વેશમાં જે ભાઈ હતા એમણે પૂછ્યું કે ભાઈ આ તમે આમાં નાવ છો ને ત્યાં આ તીર્થ છે લે તીર્થ ની વાત કરો સાક્ષાત પુરુષો તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ એને દ્વારિકાનાથી કીધું હા એ આમાં આમાં કેટલી વાર પાંચ સો પર મુક્ નાખે એવા મુક્તો નિરાવરણ દ્રષ્ટિ અને સાધુઓ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી કોઈ પ્રેમ મૂર્તિ કોઈ વૈરાગ્ય મૂર્તિ કોઈ ધર્મ મૂર્તિ કોઈ ત્યાગ મૂર્તિ કોઈ આત્મનિષ્ઠ મૂર્તિ આવા સાક્ષાત ગુણો મૂર્તિ ધારણ કરીને આવ્યા હોય એવા પાંચસો પરમ અંશો સ્નાન કરે છે તો આમાં સ્નાન ન કરી આવી તીર્થ ભૂમિમાં તો ક્યાંક કરી સ્નાન કરનાર એ તો નારાયણ ભગત જેવા ને દેખાતો હોય ભાઈ એને દેખાતો હોય તો આ ગોમતી તમે જાઓ અડવાનું મન થાય નારાયણ ભગત આગળ આગળ આગળ અરે ભગત નવા તમને ખબર ન પડે તમને આમાં નાવાનું જ હોય અરે પણ અરે હા તમને ખબર નથી આ શું છે આ ભણેલા ખબર નથી પડતી મને ખબર પડે છે રોકો તો રહેતા નથી ડૂબકો મારો ના હા કેટલા કેટલા તીર્થોમાં અને આંખમાં આંસુ આવી ગયા વચ્ચે નાય કપડા બદલી આવ્યા દાદાના દરબારમાં ત્યાં સામે મુક્તાનંદ સ્વામી બેઠા હતા ને આને તો ભગવાનને જોયા નાતા સહજાનંદ સ્વામીને જોયા નાતા એટલે અને મુક્તાનંદ સ્વામી એટલે દોડીને પેલા સાધુએ મુક્તાનંદ સામેના ચરણ પકડી લીધા આવી ગયા પોકાર કરતો બચાવો બચાવો પ્રભુ બચાવ હું પ્રભુ નથી હું તો એનો દાસ છું હે હા હું તો એનો સેવક છું તો ભગવાન સ્વામી નારાયણ એ છે એમ આટલી ઉત્કંઠા છે આખી કથા કઈ મને દરિકાધ આમ કહ્યું છે અને આવી રીતે ફરતો ફરતો આવ્યો છો આવી રીતે હેરાન થયો છું મારા બાપની થઈ છે પહેરી લીધું આ તો ચોર લૂંટારા ને બી કે પણ દ્વારિકાનાથી કીધું છે કે તને ત્યાં પ્રગટ ભગવાન મળશે જ્યાં એટલે હું આવ્યો છું હા જરૂર મળશે હમણાં જ આવે છે કાર્યાણી મહારાજ આવે છે હમણાં થોડી વારમાં તમે રાહ જુઓ માણકી ઉપર સહજાનંદા દાદાના દરબારમાં પાર્ષદો સાથે ઘોડાની ઘૂમરમાં ત્રણ છોગલા વાળા લીંબુની જેવી વિશાળ આંખો સૌ શરીર એવો બાપ દાદાના દરબારમાં આવ્યા આને જોઈ રહ્યો દોટ મૂકી માણકી ઘોડી ઉપર પીઠ ઉપર હાથ ફેરવે છે મહારાજ સમજે કે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ છે એટલે મહારાજ એકદમ કે છે સ્વામી આ કોણ છે એ મહારાજે ભારે મુખશું છે ને એની થોડી તકલીફો પણ છે અને આપને શરણે આવ્યો છે મહારાજ ઉતર્યા પર બેઠા મુક્તાનંદાજ સ્વામી મહારાજ સ્વામી હવે આ ઘટઘટ નો અંતર્યામી એને પૂછે છે સ્વામી એને શું તકલીફ છે તે આટલું બધું રડે છે એટલે સ્વામીએ આ બધી થોડી વાત કરી એટલે એને એમ કીધું કે એનો આવી રીતે ઉદ્ધાર નથી થતો એટલે આ દુખી છે તીર્થોમાં ફર્યા છે એવી વાત આવી હસ્યા મુક્તાનંદ સ્વામી કે મહારાજ કેમ હસ્યા તો કે સ્વામી હશે નહી તો બીજું શું એને ઘેલા માં ડૂબકી મારીને ધુબકો માર્યો ત્યારે જ બાપનો ઉદ્ધાર થઈ ગયો છે એના બાપ ને એ જ ઘડીએ મુક્તિ મળી છે સ્વામી અને બદ્રિક આશ્રમમાં મોકલી આપ્યા છે અરે મહારાજ ધન્ય થઈ ગયો દ્વારિકાધીશ સાચું પેલા હવે પ્રભુ મારો બાપ ઉદ્ધાર થયો મારો ઉદ્ધાર કરો મને તમારે શરણે લઈ લો રેવું છે હા ઘરે નથી દ્વારકાળો આપ સર્વસ્વ છો મારે અહિયાં જ રહેવું છે મુક્તાનંદ સ્વામી અને પાર્સદની દીક્ષા આપો ને લક્ષ્મીવાડી એ મોકલો અને સેવા કરાવો જાઓ જે સંતો ભક્તો કેય સેવા કરજો જા પાર્સદની દીક્ષા આપી લક્ષ્મીવાડિયા મોકલ્યા મહારાજ અવારનવારવાડિયા જતા હોય દર્શન થાય અમૃત સાંભળે જીવ ઉત્કર્ષ કરે આમ સેવા કરતા કરતા પાંચ વર્ષે વર્ષે શ્રીજી મહારાજે બોલાવી એ યુવાનને દીક્ષા આપી અને નામ પાડ્યો સાધુ કરીને નામ પાડ્યું શ્વેત વૈકુંદાનંદ સ્વામી નામ પાડ્યું શ્વેત વૈકુંઠ સ્વામી સાધુ આ ઐતિહાસિક ઘટના આ પાંચો પર્વમાં કેટલાય સત્ય હકીકતો વાળા સાધુઓ ઉપજાવેલી દંતકથાઓ નથી ભાઈ આ ભાવથી જો સ્નાન થાય તો શું નથી થતું બોલો લ્યો હવે તો આપણે કચાશ આપણી છે શાસ્ત્રો સંતો ખોટો નથી બોલતા તો સ્નાન કરવાથી તમામ પાપ બળી જાય છે સાચું હવે ત્રીજી વાત એક બુંદ પણ જો કોઈ ગંગાજળ નું પી લે તો એને આખી જિંદગી ગંગાજળ સિવાય કઈ પીતા નથી અને બુંદની ક્યાં વાત કરી એકાદ ક્યારે તો સામાન્ય આપડે લોકો પી જતા હોય છે પાંચ હજાર લીટર પી જતા હોય છે આખી જિંદગીમાં તો વધારે પી જતા હશે આજ આજના આખા દિવસમાં હું એક લીટર પી ગયો ગંગાજળ વાત છે આડ પ્રશ્ન છે પણ એક શંકરાચાર્યજી જ્ઞાની પુરુષ છે વેદાંતિ છે દ્રશ્ય જગતને મિથ્યા કહે છે આ બધું છે ને એક પણ તમે એક વાત એક ખાલી એક ઇશારો કહું છું એ શંકરાચાર્યજી યમપુરી નો સ્વીકાર કરે છે યમ લોક નો સ્વીકાર કરે છે તો બીજા લોક નો પણ સ્વીકાર છે જ શંકરાચાર્ય ને સમજવા કઠણ છે તો એક બુંદ પી જાય અને આવું થઈ જાય હા થઈ જાય ને પિતા આવડવું એક બુંદ પણ એક બુંદ પણ જો પીતા આવડતું હોય તો થઈ જાય અડી ના શકે માથે એક બુંદ બુંદ ની બિંદુડી પી જાય તો કેમ લવકણિકા લેખ્યું છે લવકણિકા એટલું ગંગાજળ એટલે આમ જૈણ ઉડી શંકરાચાર્ય એટલું કીધું બિંદુડી નહીં આમ જૈણ ઉડી હોય એમ માઇક્રોજણ એ શંકરાચાર્ય ને મહિમા કેટલો છે અને શંકરાચાર્ય શંકર નો અવતાર છે એને માથે ગંગાજી છે એ મહિમા ન કે તારે બીજો કોણ કે પીતા આવડવું જોઈએ એક બુંદ પણ પરમ સ્થાટિક જેવી નિર્મળતા મન તો એ સો ભાઈ જઈશો ગંગા નીર આનાથી બીજી બીજી ઉપમા જ ન હોય પરમ નિર્મળતા ગંગા એટલે ગંગા એટલે હા ભાઈ નિર્મળતા પીએ ગંગાજી પીધી એટલે નિર્મળતા પીધી આપડે કોઈ ઔષધ પીએ છીએ તો ટોનિક ટોનિક પ્રવાહી છે ને પણ પ્રવાહી થોડા પીએ છે શું પીએ છીએ ટોનિક પીએ છીએ પીધા પેલી શક્તિ આવે છે ખોખારો આવે છે દેખાય છે તો જળ તો છે શું ટોનિક છે એમ ગંગાજળ પીએ પણ પરમ નિર્મળતા પીને એવો ભાવ હું શું પીવું છું અસર થવી જોઈએ આ હા હા હા ચરણ આવું આ પરમ નિર્મળતા પીવું છું અને જયારે આવા ભાવથી પીએ એક બુંદ પણ તો એ પિતા પ્રમાણ શું એનામાં નિર્મળતા પ્રગટવી જોઈએ નિર્મળતા શું છે મનની શરીરની નહીં મનની શું રાગ દ્વેષ ઈર્ષા છળ કપન પ્રપંચ કુળ આ બધા દોષ એમાંથી નીકળી જાય કરો વાત હવે આ નીકળી જતા હોય તો કયો કાકો યમદુત અડી શકે વિચાર કરો ના સમજવું બહુ કઠણ છે હજુ આ ગંગાના મહિમા તો આ આપણે ખાલી બિંદુ જેટલું જ કહીએ છીએ નિર્મળતા પીએ એટલે મનના મેલ રાગ દ્વેષ છ કપટ પ્રપંચ વિચારજો પીધા પછી શું આપણી સ્થિતિ છે ધોવાયું છે કઈ કઈ એવું ને એવું ગોધડું છે પછી આપણે ઉધારની ગંગાજી ઉપર આપણે ક્લેમ કરીએ એનો ખોટો છે આપણે જ નથી બ્રહ્મ નિર્મળતા પીએ એ નિર્મળતા ભાઈ છે આ યુધિષ્ઠિર મહારાજને જયારે ઓલા જળ પીવા લેવા માટે મોકલ્યા અને ચારે ભાઈઓ સરોવરનું જળ પીને મૂર્છિત થઈને બેભાન થઈને મૃત્યુ પામી ગયા અને પછી છેવટે યુધિષ્ઠિર મહારાજ આવે છે ત્યારે યક્ષ એને પ્રગટ થાય છે એને કે છે અને બધી પ્રશ્નોત્તરી થાય છે પછી કે હું તમારા ઉપર ખુશ થયો છું આ ચાર કોઈ પણ એકને તમે બતાવો એને હું જીવિત કરી દઉં જોઈજો યુધિષ્ઠિર મહારાજ ચાર માંથી ભીમ પડ્યા છે અર્જુન પડ્યા છે સહદેવ પડ્યા છે ને નિકુલ પીડ્યા છે હવે ચાર માંથી એને ઉઠાડવાના હોય તો કોને અર્જુન જ ઉઠાડે સીધી સાધી વાત છે આપણને ખબર પડે તો યુધિષ્ઠને ખબર ન પડે કોને ઉઠાડાય છતાં જ કીધું યક્ષ એક ચાર એકને હું જીવિત કરી શકીશ બાકી નહીં તમારે જેને જીવિત કરવા એને નામ આપો એનો જીવિત કરી દઈશ युधिष्ठिर महाराज क्षण विलंब वगर कहू के नकुल जीव तो करो यक्ष चमकी गया अरे युदीषि महाराज जो कौरवो लीधे छोटी अर्जुन काम आने बदली नाखो नकुल काम अर्जुन काम आ गारी तब यू नाम लियो हूं तेरे जीवित कर दू ते बसो तो कूरू थो म निकुलज जीवित करो कारण शुक्रिया કારણ એ છે મારે બે માતા છે એક માં કુંતી નો હું બેઠો છું કુંતીનો એક મારી માતાઓને થાય માટે નિકુલ ને જીવ તો આવી પરમ નિર્વળતા જેની આંખમાં છે એ ગંગાજળ કીધું કહેવાય એ ભાઈ કુટુંબમાં એને વડીલ ને બે દીકરા બે વરી પરણી ગયા થોડો ઘણો સમય ગયો તો વડીલ અને પિતા એની પાસે થોડા શેર લીધેલા રોકેલા પીડા હોય પીડા નાના દીકરાને એક બાજુ બોલાવી એને એને શેર આપ્યા કોઈ કંપની હવે જો વટાવે તો પાંચેક લાખની મૂડી આવે વર્ષો પહેલાની વાત પાંચ લાખ વર્ષો પહેલા હીકરાને કીધું આ શેર તું રાખી મઈને કેતો નહી મોટા ને કોઈ ને કઈ કેવું નહીં આ તો શું મને પેહલેથી તારા ઉપર લાગણી છે ને તને આપું છું મૂકી દે જલ્દી એક બાજુ ક્યાંક પછી હવે થોડા મહિના પછી બહુ લાંબુ ચાલે નહીં હેલું એ લીધા પણ તમે જાણો છો અનુભૂત પુરુષો બેઠા છો ઘણા એટલે તમને ખબર હોય કે બધી ગમે તે થાય પણ એના ઘરના તો વાત કર્યા વગર રહી શકે એટલે પેલા જાય અને ઘરના ને વાત કરી કે બાપા એ મને આવી રીતે આજે વટાવી અને પાંચ લાખની મૂડી મળે એમ છે મને કીધું છે કોઈ કહેતો નઈ આ તો મેં તને ખાલી કહી રાખ્યું છે એટલે શું તારો ખાખા કરવાનો સ્વભાવ ને આ કદાચ હાથમાં આવી જાય તો તું તને પેલું ન થાય પણ અહીંયા મૂક્યા છે કોઈને કહેવાનું નથી એટલે સજ્જડ થઈ ગઈ પાંચ લાખ હા બહુ મોટી મોટી હા પણ પછી કેમ બોલી જ કેમ તું કઈ બોલતી નથી શું બોલવું કેમ હું તમને શું કહું તેમ બોરજીયા કેવો કે ને મને એ થાય છે કે તમને આવી દુષ્ટ બુદ્ધિ સૂજી કેમ જેટલો તમારો હક છે એટલો મોટા ભાઈ નો ભેળા રહી વૃત્તિ હોય તો એ અણહક કરીને એની દ્રષ્ટિમાં એને બે દીકરા સરખાવો જો પાર્કે ઘેરે આવેલી બાય કે છે આ પારકે ઘેરે ત્યાં આવેલી છે કોને ગંગાજળ પીધું છે એની વાત છે આ મારું માનતા હો અને મને તમારે સુખી ભાળવી હોય તમારે સુખ જોઈતું હોય તો આ બાપુજીને કાલે સવાર આપી દીધું અને કહેજો અમને હકનું જેટલું મળે સાવ ચોખ્ખી રીતે ભાગ પાડીને અમારામાં ઓછું આવે તો ઓછું આપજો પણ સૌની સામે આપજો અમારે બીજું કઈ જોઈતું નથી આવું અમારે કઈ જોઈતું નથી આ બધું પાપ છે હું જોઈ લો કે વાત સાચી છે બાપુજીને આપી દીધા હિસાબે જે પડે આપજો આવી દનારાષ સુધી લક્ષ્મણ રામ માટે જાગ્યો ભાઈ માટે ભાઈ જાગ્યો નાનો આજે જાગે છે પણ નોખું કરવાનું પડાવી લેવા પેલા જાગ્યા છે એની સેવા માટે જાગ્યા છે આજે જાગે છેતરવા માટે જાગ્યા છે કેવાય એટલા કેટલા એવા કુટુંબો હશે ભાઈ ક્યાં મળે કે જેને ભાઈ ભાઈમાં વેર ન હોય અને નાના ભાઈ ને કાંટો લાગ્યો હોય ત્યારે બે આંખમાં આંસુ હોય મોટા થાય પછી હામા કાંટલા જાવ ઓળખસ મને તું તને ન ઓળખતા હોય હાર્યા રહીમાં હર્યા મોટા તને ન ઓળખું કોને ઓળખું કેવી કેવી નિર્મળતા હવે એની સામે જુઓ કે પરદેશમાં નામથામ બધું બધું નહીં અપાય પરદેશમાં છોકરો ભણવા સેટલ થયો ભણ્યો નોકરી મળી ગઈ કાયમી રેસીડેન્સી મળી ગઈ પછી છોકરો દેશમાં આવ્યો એની સગાઈની બધી વાતો ચાલે બે મહિનાની રજા મૂકેલી બંનેની ઘટનાઓ છે બધી જ જે હું કહું છું પછી સગાઈનું બધું ચાલે એમાં એક સરસ મજાનું કુટુંબ મળી ગયું સામે છોકરી પણ સારી ઘર પરિવાર સાસરું એંગેજમેન્ટ થવાની એટલે કે શું કેવાય સગાઈ થવાની થોડા દિવસોની વાર બાકી બધું જ નક્કી થઈ ગયું સગાઈમાં જે આપ કરવાનો દોરો કે સોનો કે જે કઈ છે એ પણ લેવા માંડ્યું એટલે પાકું થઈ ગયું એ એના સગા ભાઈ ને એટલે કાકાને ખબર પડી એના બાપના ભાઈ એને ખબર પડી કે ઓહો અને આવું સાસરું મળ્યું છોકરો ફોરેન એમાં પાછું આવું સાસરું મળ્યું આ તો ક્યાંય આગળ નીકળી ગયા અને આપણે આયા ને અહીંયા હગો ભાઈ ઉપડ્યો ત્યાં અને પેલા મળ્યા કે હું એમના ભાઈ ને એમના આવો બેસો બેસો રાખ્યા સાથે હવે તો તારીખે લેવાઈ ગઈ છે એટલે ત્યારે બધું છે એંગેજમેન્ટ નો સગાઈનો વિધિ કરી નાખવાનો છે એમ અરે ફરવા એક વાર જીઆ છે અને આવી ગયા છે તો કે કેમ તમે એને પસંદ કર્યો તો કે અમારે તો આ તો સત્સંગી સંસ્કારી બારનું કંઈ ખાવા પીવે લસણ ડુંગળી જેવું ખાએ નહીં એને કંઈ બીજું અડે નહીં આવો એક આ જમાનામાં આવો છોકરો સંસ્કારી મળતો હોય તો અમારી દીકરીને અમારે આવું જ જોઈતું હતું દીકરીને પણ ખૂબ પસંદ પડ્યું કે આવું આવું ખાનારો પીનારો સીધું સાત્વિક આવું તો એવો ક્યાંથી મળે એટલે અમારે અમારું આખું કુટુંબ અમારા ભાઈઓ સહિત બધા ધન્ય ધન્ય થઈ ગયા છોકરો ક્યાંથી મળે ફોરેનમાં ભણવું રહેવું સ્થાયી થવું અને બીજું કઈ ખાવું પીવું નહીં આવી રીતે સાત્વિકતાથી જીવે જો ભાઈ જો આ તમને ખોટું ન લાગે તો હું કઉ છું યા કહે છે હું લસણ નથી ખાતો ડુંગળી નથી ખાતો બાયરું નથી ખાતો હોટલમાં નથી ખાતો ફલાણું નથી ખાતું બધું કે છે બાકી ફોરેનમાં માંસી ખાય છે દારૂ પીએ છે સરાસર જૂઠ હું લોકો ક્યાં ફોરેન જોવા જવાનો શું વાત કરો કાકો છો પછી પસ્તાવો છોકરીને ગળે ફાંસો ખાઈ આ પાછું સીલ મારી દે હા હા આ એકદમ સો સાચી વાત છે તમે કયો તો ગીતાજી ઉપાડું લે આ છોકરો માનસી ખાય છે અને દારૂ પીવે છે આ બધું હોય ને એવો રીતે જેવો પવાની એવી ઘોડી મૂકે છે એમ હા એટલો કે ડોલે નીકળી ગયો આવ બનેલું બીજે જ દિવસે લોકો એને ફોન કરી દીધો કે અમને સગાઈ માન્ય નથી અને આખું કુટુંબળ્યું કે ભાઈ તમે શું વાત કરો છો આટલે સુધી નક્કી થઈ ગયા પછી કઈ વાત નહીં બસ હવે બસ કઈ નહીં પછી બહુ પાછળ લાગ્યા ને ત્યારે એમણે કીધું કે આ છોકરો દેખાડો કરે છે બાકી ત્યાં માણસે ખાય છે ને દારૂ પીએ અરે પણ તમે શું વાત કરો છો મારો છોકરો દારૂ પીવે માંસ ખાય અમારા હાથ પેઢીમાં કોઈ નથી કરતું અમે સત્સંગી છીએ માંસની ડીશ નથી જોઈ એમાં તમે ખાવાની ક્યાં વાત કરો એ બધી હવે આજકાલ લોકો બધા ફોરેનમાં હોય છે બધા છેતરામ હોય છે અને ફલાણા થયું આને થયું ત્યાં હવે વાત જ મૂકી દે તૂટી ગયા નીત સવારમાં વેલો ઉઠી ટાઢે પાણીએ નાય પણ સગા ભાઈનું સારું જોઈને દિલમાં લાગે લાય તો પ્રભુ પૂજ્ય શું થાય નીત સવાર વેલો ઉઠી ટાઢે પાણીએ નાય હું કોઈ દી ગરમ પાણી માછલા પાણી છે એ ક્યાં કોઈ દી માગજ હીટર વાળું કરી દિવસે સમાજમાં ધાર્મિક લોકો એને ધાર્મિકતા ગણતા હોય છે અરે ભાઈ તમે ગરમ પાણી એ ને કોણ ના પાડે છે પણ બીજા ને ગરમ ના કરવો નીત સવાર માં વેલો ઉઠી ટાઢે પાણી નાય પણ સગા ભાઈનું સારું જોઈને દિલ માં લાગે લાય તો પ્રભુને પૂજે શું થાય મારી સામે ઠાળી નાખ્યા હોય એની વાતો નથી કરતો અને ઠામ ટાળી નાખ્યા હોય એ વાત એક બે મારી નજર સામે છે જેના સગા હોય જે ટાળ્યા હોય શું કર પાછા બધા બીજા શું પૂછે નથી શાહુદીનભાઈ કેટલા મારે સમાજ સેવા કરવી છે કોઈને નડો માં પણ અમુક લોકો છે ને કોણ જાણે કઈ કરમ કુંડળીમાં કેવા ગ્રહ કેવા નક્ષત્ર માં શનિ શુક્રન પાંચ ગ્રહ યોગ થયો હોય ત્યારે જન્મ હોય કે રામ જાણે આખું બ્રહ્માંડ જયારે અકળ વિકળ હોય ત્યારે પ્રગટ થયા છે મંગલ ને ગુ ને શન ખરાબ ખરાબ જેરે સ્થિતિઓ હોય એમાં પ્રગટ થયા હોય એવું લાગે કે એને કઈ પણ ઘટના હોય કોઈ પણ વ્યક્તિ હોય એનો પ્રતિભાવ દ્વેષાત્મક વાત મૂકો ખબર નઈ રાત્રે સુઈ જાય સ્વપ્નમાં ચાલતું હોય આ લોકો દિવસો એના જીભ થી વાત ના હવે ગમે એટલા તીર્થો કરે ગમે એટલે ગંગાજળ પીએ એનો ઉધાર થાય અને જો નિર્મળતા પી જાય બૂંદ જેટલી તો એ મર્મ છે આ શાસ્ત્ર નો ગંગાજળ પીવું એટલે શું નિર્મળતા પીવી એક બુંદ જેટલી પી જાવ નિર્મળતા તો શંકરાચાર્ય કે હું જમાન છું એને યમજાડી ના શકે એ જેનું કોઈને ભૂંડું નથી કર્યું એને ભગવાન સહજાન સામે વચનાત્મા વચનામૃતમાં કહે છે કે એને એને મહારાજા પણ ધર્મરાજ પણ વિષ્ણુ જેવા લાગે છે અને જેને પાપ કર્યા છે એને વિકરાળ જેવા લાગે છે હાજુ અને જેને કોઈ પાપ કર્યું નથી તો એને યમદૂતો પણ વિષ્ણુ જેવા લાગે યમના ધણી ધર્મરાજ વિષ્ણુ જેવા લાગે શું વાત છે તમે વિચાર કરો શાસ્ત્રો કહ્યું હોય છે એ જરાય ખોટું નથી હોતું પણ આપણને સમજતા આવડતું નથી અને એ પ્રમાણે આચરણ કરતા નથી આવડતું પવિત્રતા ગાંધીજી સાઉથ આફ્રિકા હતા દક્ષિણ આફ્રિકામાં ત્યારે ત્યાં બધી એને ચળવળ ચલાવી સત્યાગ્રહ બધું લીધું અને એમાં જનરલ જનરલ સ્મટ જેલર હતો સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ સ્મટ્સ ગાંધીજીને બઉ હેરાન કર્યા સમજો ને કે ગાંધીજી નો કાળ જનરલ સ્મટ એટલા હેરાન કર્યા પછી ગાંધીજી ભારત આવ્યા યરોડા જેલમાં છે વિચાર કરજો ભાઈ હા નિર્મલતા શું કેવાય ઓહો ગાંધીજી એને ખબર પડી કે આ તારીખે જનરલ સ્મટ્સ ની બર્થ ડે છે જન્મદિન છે તો ગાંધીજીએ યરોડા જેલમાં હાથે ચામડું લાવી અને એને હાથે સીવતા ચંપલ એ ચપ્પલ સીવ્યા એને જનરલ સ્મટ્સ ફૂલ સાઈઝના પોતાના હાથે ચામડાના જાતે ચંપલ સીવ્યા અને જનરલ સ્મટ્સ લંડન હતા પછી એને ત્યાં મોકલ્યા જન્મ દિવસે પહોંચે એ રીતે કે મારા તરફથી આ જનરલ સ્પર્શ ને આપજો અરે માણસ કઈ બહુ હોય તો સન્માનીય વ્યક્તિ પાઘડી મોકલે ગળાનું કઈ મોકલે આવડો મોટો મહાત્મા અને ચરણ મોકલે કેટલું કેવાય એમ અને જેને એને ધૂળ કાઢી નાખી છે વિખી નાખ્યા છે એમ કયો એને હાથે ચરણ ની એટલે જૂતા બનાવી ચપ્પલ બનાવી અને ભેટ મોકલ્યા જન્મ थोड़ा वर्षो गया गांधी गोलमेजी परिषद लंडन गया जनरल स्मर्ट्स निवृत्त है गाँधी जी त्याल स्मर्ट्स गांधी घटना बेठा महात्मा कई पगे लाग जनरल स्मर्ट्स गांधी जी ने महात्मा कई पगे लग्या माफी मांगी मैं आपने बहु परेशान कर હું તમને ઓળખી ન શક્યો તમારી જે ભાવના હતી અને અમે ત્યારે અમારું રાજ્ય હોય એટલે અમે રાજને પકડ રાખવામાં અમે અંધ હોય એ તમારો અપરાધ કર્યો છે પણ હું પ્રણામ કરું છું ગાંધીજી કે એવું યાદ કરવાનું હું તો યાદ નથી કરતો હા એ તો મને ખબર છે તમે એવું કોઈ દિવસ યાદ રાખતા નથી એટલે જ તો તમે મને તમારે જાતે બનાવીને મને ચપ્પલ મોકલી હા ગાંધીજી ત્યાં ભૂલી ગયા ચપ્પલ મોકલા ચપલ તમને ફાયવા તો ખરા ક્યાંય એની ચૂક ખીલી ક્યાંય કઠી નથી ને વાગી નથી ને અને જાનારા સ્મટ ના આંખમાંથી આંસુ ની ધાર થઈ ગઈ બાપુ શું વાત કરો છો કેમ તમારા જોડામાં જનરલ સ્મર્સ નો પગ ન હોય મેં તો મારા પૂજાને રાખ્યા છે આજ સુધી માટે પાદુકા સમાન છે મેં એમાં પગ પણ નથી નાખ્યો પગ પણ નથી નાખ્યો તમારા પગરખામાં મારો પગ ન હોય મહાત્માજી હા આ મહાત્માજી જેને ખરેખર શું કરવા ને પણ હવે ખણખોઈ કરીને કાઢી કાઢી કાઢી કાઢીને લોકો આખી જિંદગી ખર્ચી નાખે એટલું ભરીનું ભજન કરો ને ભલા માણસ હે આ મનુષ્ય દે તમે મહિમા સમજો તો ખબર પડે કરોડો કરોડો કલ્પ વૈયા ગયા ત્યારે આપણને મેળવો અને એવા મળ્યા છે પણ ત્યારે આ પેલો એવો જન્મ છે શું આદુ ખાય મંડી પડવાનું બાકી આ મુકાય ગંગાજળ હાથવાર કરી આવો તમે વર્ષે વર્ષે જાઓ ડૂબકી પીઓ ઘરે જ રાખો રસોઈ કરો ગંગાજળમાં જ રસોઈ ગંગાજળમાં તમે ગંગાજળમાં ચા બનાવી ને કોફી બનાવી ને રસોઈ બનાવીને પીઓ રોટલી બનાવીને પીવો પણ આ ન છૂટે તો કઈ કામ નું ભાઈ અને એ તમે સાદું ડંકીના પાણી રોટલી રસોઈ બનાવીને પીઓ પીવો પણ તમે આ ન હોય તો તમે તરી ગયા સાચી વાત છે ને હું તમને ઉઠા નથી ભણાવતો જે છે એ આ તમને કહું અને જુઓ ભાઈ હું તમને એ કહું આપણે કઈ ગાંધીજી નથી આપણને કઈ બધા જયારે ફાવે એવું ના હોય આ બહુ વ્યવહારિક વાત કરે ના ના આવો આવડીએ સમજવું પડે ગાંધીજી એની રીતે આપણે તો એવા હોય ગળે લગાડવા દે ગળું દબાવી દીએ આપણને અને આપણે કઈ બધા ફાવે એવું નથી પણ હું શું કઉ છું વેરબુદ્ધિ મૂકી દી ન ફાવે મૂકી દેવાનું ને એને રસ્તે આપણે એટલું તો કરી શકીએ એ શાસ્ત્રમાં મુદીતા મૈત્રી કરુણા ની ઉપેક્ષા ચાર વૃત્તિ સુખી થવા માટે છે ભગવાન બુદ્ધે પણ એનો નિર્દેશ કર્યો છે તમામ સંતોએ પણ એનો નિર્દેશ કર્યો છે બધા પ્રસન્ન રહી શકીએ મૈત્રી કરી શકીએ કે કરુણા કરી શકીએ એવું ના બને પણ જલ્દી જેમ બને તેમ એને ભૂલી ઉપેક્ષા વૃત્તિથી જીવાય હશે એને રસ્તે ને આપણે હા આપણે રસ્તે એને એને દીવ જવું છે જવા દો આપણે દ્વારિકા ચાલો ગલા માણસ આપણે એને હેરાન કરવા માટે દ્વારિકા જવાનું કેન્સલ કરી અને દીવ ટિકિટ શા માટે કપાવવી શું જાવ છો ઓલા હેરાન કરવા અરે પણ એવું તે કરતા એના પતિ ની સાથે ફાવ્યું તો એને છૂટાછેડા લેવાની ઈચ્છા થઈ એટલે વકીલ ની સલાહ લેવા ગઈ વકીલ ને બધી એને સ્ટોરી કીધી મારા પતિ નું આવું છે એવી બધી કારણો છે એટલે મારે છૂટાછેડા લેવી છે લેવા છે તો મને આમાં કાનૂની રાય તમે આપો આખી હિસ્ટ્રી આખી કથાન આવો તમારો પતિ છે મહિલા ઉભી થઈ ગઈ ચોપ વકીલ સાહેબ હું કાનૂની રીતે છૂટાછેડા લેવાની સલાહ તમારી પાસે લેવા આવી છું મારા પતિ ની સાંભળવા નથી આવી વિચાર કરો તમે હું મારા પતિને તમે ગાયો દો સાંભળવા નથી આવી હજી મારા છૂટાછેડા નથી ત્યાં ત્યાં સુધી મારો સૌભાગ્ય છે શું એ મહિલાને આ તમે જોયે દ્રષ્ટિને સલામ કરવી પડે ને કે હજી મેં છૂટાછેડા નથી લીધા મારો ધણી છે એ હું કાનૂની સલાહ લેવા માટે તમારી પાસે આવી છું હું મારા પતિને તમે ગાળ્યો દો એ ગાયો સાંભળવા નથી આવી પગે લાગવું પડે આ મહિલાને બાકી તો આ સ્ટેજે પહોંચી ગયા હોય કે હા બે ઈલે વકીલ દે એના ગણી ગણી આ દઈ ગયા તમે એને ભૂંડ કે ભૂંડ હિપોપોટેમસ છે આ સાચી વાત આવી છે એમ આ પણ આ બધે જ્યાં જોયે ત્યાં આવું થાય એમ અને આ કે નહીં હજી મારા છૂટાછેડા નથી થયા હું એની અર્ધાંગી છું એ મારા પતિ છે હું પત્ની છું હું સલાહ લેવા આવી છું ન કરે ને નારાયણ કાલે સવારે કઈ બીજું થાય તો શું શું પણ આવી ખાનદાની હોવી જોઈએ હું એમ કઉ છું બધાની સાથે બને જેવું થોડું છે પણ છતાંય એમાં આપણે દાના દુશ્મન વાતો જબરચંદ મેઘાણી નથી લખી દુશ્મન દુશ્મન છે પણ છતાંય ભાવનગર મહારાજાનો કુંવર મૃત્યુ પામે અને એની સામે બારવટું જોગીદાસ કુમાર વગડે ખબર પડે કે ભાવનગરના મહારાજા રાજકુમાર જેની સાથે દાંડિયો રીમા એ વૈયાગ્ય રાજનો ધણી વ્યગ્યો અને એ પોપ મુકવા માટે આવ્યા ખરખરો કરવા આવ્યા બધા ટોળામાં ભળી પણ ભાઈ એ તો અવાજ નહીં પડછંદા ઈ મરદાનગી રોણામાં એનો રણકો તરત ભાવનગર મહારાજા સાંભળી ગયા એ પચાસ માણસનું ટોળું હતું પણ વચ્ચે જઈને માથે હાથ મૂકીને ગયા જોગીદાસ ઉભો થઈ જાય બાપ થવા જેવું થઈ ગયું ત્યારે ઓલ્યા લોકોને ખબર પડી જોગીદાસ તલવાર ખેંચી લીધી ભાવનગર ના મહારાજ કે ખબરદાર છે કોઈ અડ્યા તો આજે મારા દુખમાં બાગી થવા આવ્યો છે ગલે લાગ્યા ભેટા આવા વેર હોય પણ જો તમે જોવો ત્યારે આપણને ઘણી થાય કે આપણા કરતા બારવટીયા પણ સારા જે કરવું તે કરો આપણે જે કરવાનું છે મંડોન કરો પાંચ પચી માળા વધારે કરવાનો સમય મળી ગયો ભલા માણસ હે કરવા જેવું છે અને એવી જે વૃત્તિ એનો નામ જ ગંગાજળ પાન કર્યું છે બીજી વાત ગંગાજી એટલે પરમ પવિત્રતા પરમ પવિત્રતા પવિત્રતા એટલે ગંગાજળ બુંદ પીધું તો પવિત્રતા આવવી જોઈએ શું પવિત્રતા આંખથી ખરાબ જોવે નહી વાણી ખરાબ બોલે નહીં ખાવા જેવું ખાય ન ખાવા જેવું ખાય નહીં ન પીવા જેવું પીએ નહીં ન સૂંઘવા જેવું સૂંઘે નહીં ન ગાવાના ઠેકાણે જાય નહીં પગલે ને ડગલે ધૂળો શું વાત ખીલે છે ભાઈ આજે રાત પડી છે એમાં ગંગાજીની જે ધરણેજ નો ધૂળો એવો ઢોલ વગાડે ભાઈ એની આંગળીઓ રમાડે અદભુત કલા મળદા જેવા માણસમાં પ્રાણ પૂરે અને એને આમ નૃત્ય કરતો કરતી અને એવા એવા ગીત ગાય ભગવાનની ભક્તિમાં જોડતી વડગામમાં એનું સાસરું અવારનવાર ત્યાં આવે વાર હોય ત્યારે વડગામના લોકો એ ઢોલીની એક દાંડી સાંભળી ગયા એ મૂકે વાર તહેવારે દીકરીઓ બહેનો હોય તેને બોલાવે અને ઈલી વગાડે અને પછી આખા ગામની વડગામની બહેનો દીકરીઓ એ રાસ ગરબા લે અને એ ધૂળો ગવડાવે એ ગાય એ વાગે બેનો ગાય અને ક્યાં સમય જાય ખબર પડે નહીં અને આખું ભક્તિ વાતાવરણ ધૂળો કરી દે આજ કઈ વાર પર્વ છે વડગામ માં એ ધરણેજ નો છે ચોક માં ઉભોર્યો છે અને ઢોલ ઉપર જ્યાં દાંડી મારીને આંગળીઓ રમાડી આખા ગામમાં એના રણકાર ઉઠ્યા બેનો દીકરો ઉછરી હતી અને પણ મેની અપરમા એટલે જાણે ભયંકર કલયુગ અવતાર એટલો ત્રાસ કે વાત મૂકી દીધો એને આ ધૂળાનો ઢોલ સાંભળ્યો અને એને થયું કે હું થોડું રમી આવું અને ધૂળાનો ઢોલ સાંભળી આવું जो नारी जोबनवंती है स्वाभाविक क्या जास तू जहां बोली के दया कर मैंने आज एक बेतन गरबा लेवा जावा दे हम आगे न भाई न पावट आज काम खड़कला पेरिया है तार धूला ढोल सांभवा है त्या तार रास गरबा लेवा તને કાળો તો કરતો નથી માં તું એવું ના બોલ મને થોડી વાર રમવા જવા દે હું ઘરમાં પુરાય રહું મને મારો જીવ મું છે હા તે જા હવે પગ મુક્તિ ની જા અને એ ધરણે ધૂળી ધૂળો ધૂળા ભાર્યા જા એની હાર્ય જ વહી જાય જા આ હા હા હવે અહીં પાછી ફરતી નહીં અને ધૂળા ભેર્ય જ જાય જા તારે એના ઢોલ સાંભળ્યો છે ને સાંભળ્યા રાખી જિંદગી જા અને મારો ધક્કો રજપુત્રની દીકરી સમસમી ગઈ આવી ચોકમાં પણ આજ એ રમી શકે એવી તાકાત એના પંડમાં ન રહી એક બાજુ ઊભી છે થાંભલે ચોરાને અને બે દીકરીઓ બધી રમે છે એ બધું જુએ છે અને ધૂળો એને રમાડે છે અને ઢોલો વાગે છે જતા જતા જતા બપોરનું ટાણું થઈ ગયું ધૂળાઈએ વિરામ આપ્યો સૌ બેનો દીકરી ધીમે ધીમે વિખરાઈ ગયા આને તમે આવા જેવું પાછું હતું નહી તળાવી બેઠી ધૂળ સાસુર રોટલા ખાવા ગયો આરામ કર્યો ચાર વાગે ધૂલો ખભે ઢોલ નીકળી હાથમાં દાંડી એ લઈને પોતે ધરડે જવા નીકળ્યો જેવો તળાવ થી પાસે રસ્તોમાં હલતો થઈ ગયો આને ઓલી દીકરી ઉભી થઈ ખબર રજપુતાણીની દીકરી રૂપરૂપ નો છે જે ધોળું વરણ ઉજળીયા તો વરણ તડકે બહાર નીકળ્યા ન હોય આવી દીકરી પાછળ આવે છે જે બંગડીયો ખકડે આ ખકડે ઝાંઝર ખકડે એટલે ધૂળાય છે આમ જોઈ લીધું હશે કોઈ બેન દીકરી આજુબાજુ કઈ હશે ધૂળો ધૂળો પાછો આંખમાં પવિત્ર માણ હલકો નહી તો જ બાર તરબે બેનો દીકરીઓ એ બોલાવતી હોય એટલે ધૂળો તો નવી નવી તરત બનાવે વગાડે આંગળીઓ રમાડે અને ચાલ્યો જાય ધીમે ધીમે ધરણે માર્ગ કાપતો જાય પણ ઓલી પાછળ પાછળ પાછળ પાછળ પાછળ આવે એમાં તો ધરડ કામ આવી ગયું એટલે ધૂળો ફર્યો બોન એ બેન આમ ક્યાં લગ્ન જવું છે મારે ધરણે જવું છે અરે ધરે અરે ઢોને ફોપડી ગયો ધૂળાનો તું શું વાત કરારું વરણ કયું બેન હું રજપૂતાણી છું અરે કાળો કેર કરી નાખ્યો તે રજપૂતો મીઠું મરચું ભરીને અમને શેકી નાખે અને તું ક્યાં અમારી પાછળ પડી પાછળ વળી જા પાછી ધૂળા પાછું હોય ને ધૂળા તો લાશ જશે જહા નહીં જાય કા તું લઈ જા અને કા મારી લાશ જશે તારે અખતરો કરવો તો તું મને ના પાડ અત્યારે જીવ કાઢી નાખો હા હા હા હા બેન એવું ના બોલીશ હાલો લ્યો તું મારી બેન હું તારો ભાઈ હાલો ધરણે હું તને મજૂરી કરીને પણ સારું મકાન તને રાખાઈ દઈશ તું ત્યાં રહેજી તારી બધી સગવડ એમ નહીં ધૂળા મને મારી અપરમાં મેણું માર્યું છે ધૂળા બી હારે જ વહી જાય હું પાસમાં જ રહીશ મારે બીજું ક્યાંય નથી રહેવું હા હા હા હા ભલે તમે વાસમાં રહીજો બસ અમારા માથે જે થવાનું છે જોઈ લેશું એમ હા પાડી અને બાએ ગૂમટો કાઢ્યો કેટ સમારો ગૂમટો લઈ લીધો અંગબંગ ઢાકી દીધા આ ઘડીએ તો દીકરીને જેમ દેખતો હતો ધૂળો એટલે ધૂળો બોલ્યો હા બેન હું તારો ભાઈ તું મારી બેન અને તે મારી કાં લાજ કાઢી તો કે તારીને મારી આબરૂ ખાતર એટલે આ પછી હવે આ રૂપને કોઈ ધરણે ભાળશે નહીં સૂરજ પણ નહીં ભાળે ને ચાંદ પણ નહીં ભાળે શું દીકરીએ વાત કરીશ સૂરજ પણ નહીં ભાળે ને ચાંદ પણ નહીં ભાળે ધૂળા મેં ઢાકી દીધું મારું ભલે ગમે એટલું શરીર ઢાક પણ કઈ રૂપની પૂતળી છાની થોડી રે ગરઢેરા ઉભા થઈ ગયા એલા ધૂળા અમને ખબર હતી કે તારો ઢોલ ક્યારેક આવું કરી બે છે કામણ કરશે જ આ કોને ઉપાડી લાવ્યો છો ઉપાડી નથી લાવ્યો જબાન સંભાળજો એ મારી બેન માની છે એટલે રજપૂતાણી છે હું એનો ભાઈ થયો છું ઘરમાં કલક થયો છું અરે તારું ગજબ થાય રજપૂત આવીને આપણે તલવારે તલવાયરે કાપી નાખશે આખો અવાસ નું હુડ કાઢવા બેઠો છો તું તારે મૂકવી ત્યાં મોસમાં નહીં તો કે ના રેસે નહીં મેં આપ્યું છે બધા થયો ઘાસ નો ફટાફટ તૈયાર થઈ ગયો રાત્રે ઓલીપા લીપાઈ ગયા ગૌછાળના જહાને વાસ આપી દીધો બસ एम जहाँ रे धूला कृष्ण मूर्ति ला दीधी जहां कीधु तू भजन करूर्ति मुकी कम गौछाण लीपे छाण था चूलो पेटाव धूलो अना दाणूदू व्यवस्था करे मरियादा प्रमाण पे गाम कूए थी भरी आवे जहाँ पोता पटेलवास में जाश पानी मगे को देह न अंग जी सकता કથાની ખબર પડી હશે કારપૂતાની છે પણ અંગ કોઈ જોઈ શકતું નથી અને બસ આટલો કરી ઠાકર ને ધરાવી કૃષ્ણને શ્રી કૃષ્ણ શરણ મમન હરે કૃષ્ણ હરે ગોવિંદ હરે ગોપાલ ભાઈ વર્ષો વૈયા ગયા અને ધૂળો પણ અણહાર ભૂલી ગયો કે જહાની અણહાર હું હતી દિન ગણતા માસ ગયા અને હવે તો વર્ષે આંતર્યા સુરત ભૂલી સાઈ બા નામે વિહર્યા धूला खबर नहीं, नहीं कि चेहरा केव बीस बीस वर्षा गया जहाँ थी बेतालीस वर्षा लिबास घटना आजूबाजू गामडे कहीं त्यवात ना, कही कि वो के ना प्रसंग है आखो बाढ़ा समय त्याग अक्वास खाली एक जहाँ एक ભજન કરે છે એમાં શિવજી ની જગ્યામાં એનો પૂજારી મહંત શિવનાથ એની જગ્યામાં કુતરું મરી ગયું પીડ્યું છે રાતે મરી ગયું છે શિવનાથ ને નજર ગઈ કુતરું મરી ગયું છે એટલે સેવકોને કીધું જાવમાં કયો ડરડી જાય એટલે માણસ ગયો જોયું તો આખો ચોપટ ખાલી જહાભાઈ ને પૂછ્યું તો કે કોઈ નથી ભાઈ ઘૂમટામાંથી કીધું બધા જ આવી રીતે ગયા છે કોઈ છે નહી એટલે આવીને વાત કરી કે ભાઈ છે ને નાનું છોકરું નથી ગરદન માંદોય નથી ને ડોહોય નથી ડોહિય નથી કોઈ નથી એટલે આ કૂતરું ડરડ્યો કોણ ઉજળિયાત વર્ણ કોઈ અડે નહીં આજે પડ્યું રે ને એ આવે ત્યાં સુધી આખી જગા ગંધાય મારે આનું કરવું શું એટલે શિવનાથ બાપુ કે એ જહાને કયો કુતરું ડરડી જાય કે શિવનાથ બાપુ કીધું રજપૂતો કેવું કૂતરું ઢવડવાનું છે હા ભાઈ કૂતરું મરી ગયું છે પણ આ કાલી છે શું કરું તો કે શિવનાથ બાપુએ કીધું છે કે જહા જે પાસમાં જ રહ્યા છે ને તો એને કયો કૂતરું ઢવડી જાય એમ શિવનાથ બાપુએ કીધું છે હા ભલે હો બાપુને કેજો જય શ્રી કૃષ્ણ લાકડીનો દંડીકો લીધો અને ખૂમતામાં જહાબાઈ જગ્યામાં આવી કૂતરું પડ્યું તો આમ જોયું નહીમાં વાંકા વળી અને આમ પાછલા બે પગ ઊંચા કરી અને દોડું બાંધે ને એ બાંધવા માટે કૂતરું છલાંગ મારી અને ભાગ્યું આખું ગામ ઉભું થઈ ગયું જહાબાઈ જોઈ રહી એનું સચો મરેલું મરદું બેઠો દોડ્યો શિવનાથ જહાબાઈ પગમાં પડવા જહા ઉભી રે પણ એ તો હાલી નીકળી ઉભી રે ઉભી રે માંગ પકડી લીધા હો શિવનાથે ગામના લોકો પગે લાગવા માં ખબર પડી ગઈ જહા તો મહા સતી છે અડી જીવતું થઈને ભાઈ નજર સામે છે આ તો કોઈ જોગ માયા છે જેવું ગામ દોડવા માંડ્યું જહા ઉતાવળે પગલે તરફ જવા માંડી શિવનાથ ક્યાં દીકરી ઘડી માં ઉભી ના હવે મારે દુવાર છેટું પડે છે આ ભગવાને આ શું ગજબ કર્યો ભાઈ હવે આજે પણ ધરણે એ જહાની ત્યાં સ્થાન છે ઓટો છે અને લોકો એની પૂજા માનતાની સેવા કરે છે એક પરમ પવિત્રતા વિચાર કર્યા રે છે શું કરે છે જ્ઞાતિ છે ક્યાં નિવાસ છે નહીં કેવી પવિત્રતા એટલે ગંગાજળ પીધું ને પવિત્રતા પીધી ભાઈ આંખમાં પછી કઈ આ હોય નહીં માતા ખાચર ભત્રીજા વસ્તા ખાચર એમણે બીજું લગ્ન કર્યું એમના પત્ની અવસાન થયું અને બીજું કર્યું ગરવાળું માતા ખાચર નામ તો સાંભળ્યું ને તલવાર લિંગ મારી નાખું વસ્તાને મારી નાખું આડા લોકો અરે શા માટે શા માટે શું પરિણામ પરિણામ દીકરી તો આ કોની આર્ય પરિણામ એની દ્રષ્ટિ જો માચા ખાચર ને મહારાજે વચના મૃત માં કઠી મેકલા બ્રહ્મચારી કેવી પવિત્રતા એ રાજભાઈ અગ્નિસ્પર્શ એની મૃતક શરીર ને પાર્થિવ શરીર નહીં જીવબા એ લાડુ બાપુબાય પરમ પવિત્ર એ ગંગાજળ પીધું છે કે જે બુંદ પી ગયો એ મેથાન ના ગોવિંદ અમરબાઈ આ બધા પરમ પવિત્ર પુરુષ આંખમાં બીજો ભાવ વિકાર ના આવે અને જો એવી પવિત્રતા આંખમાં આવી ગઈ હૈયામાં આવી ગઈ તો એ ગંગાજી એના હૈયા માં છે ભાઈ બું પીલ્યા પછી આ ગંગાજળ આને ભાઈ બીજું હજી ટૂંકમાં થોડુંક ગંગાજી એટલે નિર્મળતા ગંગાજી એટલે પરમ પવિત્રતા અને ગંગાજી એટલે ચરણામૃત ચરણામૃત એટલે શું જેને થોડો પણ ભગવાનનો આશ્રય કર્યો જેને થોડુંક ભજન કર્યું ભગવાન નું ઠાકોરજી નું જેને ભગવાનના ચરણે થોડું સમર્પણ કર્યું એને યમ અડી શકે ચરણામૃત એટલે ભક્તિ પીધી જે ધારા તુલસીદાસજી લખ્યું છે ગંગાજી એ તો ભક્તિની ધારા છે અને ભક્તિ એ ગંગાજી છે તો જેને ચરણામૃત પીધું મતલબ કે જેને પ્રભુની ભક્તિ જેને જીવનમાં એક બુંદ પણ પી લીધી છે જ સ્વલ્પ મપે છે ભગવાનનો સહેજ આશ્રય કરી લીધો સહેજ જેને ભગવાનમાં નિષ્ઠા થઈ ગઈ અડી શકે શું વાત કરે છે ત્યારે ગણોદ ગામમાં આપણે અલીભાઈનું નામ સાંભળે છે અભયસિંહ બાપુ દરબાર એમની સાથે રહેલા મુસલમાન પરણોભાઈ પરણો એ જ ગણોદમાં એક જસા ખવાસ વાત એક બે છે કહી દો ને આખું ચેપ્ટર ગંગાજી નું પૂરું થઈ જાય બીજું શું હવે તમારે ઉતાવળ હશે પણ મારે હશે પણ શું થાય હા આજે પછી આટલો ટુકડો રહી જાય છે એટલે જસા ખાચર મહારાજ ગણોદ આવે એટલે વાંચાલ બોલકા ને એવું બધું ખરું એટલે સભામાં આવે શ્રીજી મહારાજ ભગવાન સજાનંદ સ્વામી નું દર્શન કરે જોવે મહારાજ બધી વાતો કરે અહીં હા પડે નહીં સ્વીકારે નહીં ગુણાતીતાન સ્વામી જેવા બધા સંતો આવે અભયસિંહ દરબાર ને બધાને લીધે મંદિર હોય સંતો ભક્તો બધા આવતા હોય એની ભક્તિને લીધે અલીભાઈ બધા હોય આવે જસા ખવાસ આવે વાતો સાંભળે પણ એમ થાય કે ઠીક છે આ બધા સંતોષ યમપુરી આ બધા દુઃખો વાત કરે તો જસા ખવાસ કે આ બધું એવું છે ને છોકરો કયામાં રહેતું ન હોય નાનું તો એને એની માં શું કે હાઉ જો બાકડો આવ્યો હાઉ હા એટલે છોકરું ડરે અને ચૂપ થઈને છાનું માનવું જરા શાંત બેસી જાય એમાં જમ્પુરી બંપુરી કઈ છે નહી આ તો બધું હાવઘડો ઉભો કર્યો છે ખોટો બાકી જમ્પુરી બંપુરી કાંઈ નથી આજે નથી ઘણા બહુ મોટા મોટા વક્તાઓ થઈ ગયા ઉપર કઈ લોક નથી આ ધરતી ઉપર બધું જે છે અરે ભાઈ તું તારા ઠાકોરજી નાનો કરો આ એક જ ધરતી ગોળો હોય એ ઠાકોરજી હોય રૂમાડે રૂવાડે બ્રહ્માંડો ઉડે છે શું એનો મંડી પીડ્યો છો પૃથ્વીનો ગોળો પૃથ્વીનો ગોળો તને દેખાય એટલું જ માન ન દેખાય એટલું કઈ ન માન તારી બુદ્ધિ નું દેવાળું નીકળી ગયું આ સચ્ચિદાનંદજી વારે વારે શું લખી રહ્યા શાશ્વત જેવું સુખ કઈ હોય જ નહીં સુખ હોય તે દુઃખ હોય દુઃખ હોય તો સુખ અનુભૂતિ થાય સચ્ચિદાંદ છે તો સચ્ચિદાનંદમાં આનંદ થયુંક નહીં ઠાકોરજી શાશ્વત છે તો આનંદ શાશ્વત છોક નહીં તમે જ કયો છો સચ્ચિદાનંદ છે ભગવાન અને શાશ્વત છે તો આનંદ શાશ્વત છોક નહી આટલું નથી હાલતું શું ભ્રમિત કરો છો લોકોને તમે તમને નથી સમજાતો એટલે નથી એવું કેમ કે ડોક્ટર તો કે છે પેથોલોજીસ્ટ મને દેખાય છે ટાઈફોઈડ છે એને દેખાય છે આપણને નથી દેખાતું એટલે આપણે આપણને નથી દેખાતું એટલે નહીં માનવાનું ના તો સીધો થઈને માની જાય તમે કહો છો છે હા છે હશે કેવું જોઈએ મન નથી દેખાતો ટાઈફોઈડ મેલેરિયા જે વાત કહી દઉં છું જસા કચર માંદા પીડ્યા જસા ખવાસ માંદા પીડ્યા ઔષધો કર્યા સાજા નથી આયુષ પૂરું થયું અને વિકરા યમ આવ્યા અને ભાઈ રાય ફાટી ગઈ કાળી જ્યુસ નીકળી ગઈ અને ખબર પડી કે જેની ના પાડતું તો ઈ જમપુરી બમપુરી કઈ નથી આવ્યા ફકીનો ચાલુ હારે પણ તમારે અને એને યાદ આવી કે સ્વામી નારાયણ ના સાધુ એ બધા કેતા જમપુરી આમ છે તેમ છે ભગવાન સ્વામિનારાયણ એક વાર બોલ્યા હતા જમપુરી એ સ્વામિનારાયણ સ્વામીનારાયણ નામ નામ બોલું ને બાગ્યા પછી કોઈ મૂકે સ્વામીનારાયણ સ્વામીનારાયણ ઓયલા જમ કે આ બંધ થાય ને તો પકડી લઈ પણ આ મૂકે સ્વામિનારાયણ સ્વામી એમ જ્યાં ભજન કરી સંભાળ્યા ત્યાં અવકાશ માંથી બે સાધુ દિવ્ય રૂપે વાતું કરતા છે મહાત્માજી ઓલા ગયા જાય તો બોલો આયુષ પૂરું થઈ ગયું છે જસા તમે પાંચ વાર સ્વામિનારાયણ નામ બોલ્યા એકાદવાર વાર ભગવાન સ્વામિનારાયણ દર્શન કરેલું છે ભગવાન સ્વામિનારાયણ દયા કરીને દર્શન છે જાણે પણ એની વાત સાંભળી છે જાવ એનો ઉગારો કરો એટલે અમે આવ્યા છીએ આયુષ્ય પૂરું થાય છે તમારો દેહ મુકાવી અમે બધી મૂકીને પછી આવ્યા જાય ત્યાં શુદ્ધ થજો વર્ષો પછી સત્સંગમાં દેહ મળશે સહજાનંદ સ્વામીનો આશ્રય થશે પછી એમના ધામમાં જશો અને જો તમારી ઈચ્છા હોય તો આના દેહમાં આપીએ સત્સંગનો આશ્રય કરો ભગવાન સ્વામિનારાયણ કરો સંતો તમારા ગામ આવતા હોય છે સત્સંગ કરો ભજન કરો નિયમ પાળો તો આને આ દેહ તમને ભગવાન સ્વામિનારાયણના ધામની પ્રાપ્તિ થાય તમારે જે કરવું તમારી પસંદગીની વાત છે જસા કે બાપા મને ભદ્રિકાશ્રમ ભદ્રિકાશ્રમ ની ખબર પડે નહીં હું ભજન કરીશ સંત ગોતી લઈશ તમારે કેવું નહીં પડે સંતો કે તથા સંતો ગયા જચાકા ખવાસ ધીમે ધીમે સાજા થયા અને મંદિરે આવતા થયા એમાં ગુણાતા સ્વામી પછી ફરતા ફરતા આવ્યા પણ જસા ખાચર એ જેવા આવ્યા અને લાકડી ગુણાતીતાન સ્વામી બાપ બોલ્યા જસા ખવાસ હાચી ને અરે હાવ હાચી હાવ હાચી માં બા ઢગલો થઈ ગયા સ્વામી કે જમ કેવા વહ માં એ તો નામ જ લેતા નહિ એ સ્વામી કોઈને કેવાય નહી એવા વહ માં એટલે હું સામી મને જૂનું કબજિયાત નું ધરજ દવા લઈ લઈ ઠાકેલો પણ કોઈ રીતે મટે નહીં પણ હવે સામી છે ને પાયખાને જાઓ અને ઓલું સંભાળું ને આવા વહ માં ઓ સ્વામી દવા વગર કામ થાય સ્વામી કે સત્સંગ હવે માળા કરતા તો જસા ખાવા બેઠો બેઠો અજવાળા થયા ત્રણ છગલા સહજાનંદ સ્વામી સંતો સાથે વિમાન માં અને જસા ખાવા દડો ધડ દંડોદ કરવા માંડ્યા અને જય સ્વામી નારાયણ કે અક્ષરધામ માં વયોગ્ય આપણે આ ભાઈ લાલ ભાઈ બાપુનગર વાળા નથી આવતા આપણે વલ્લભભાઈ બાબરિયા સંબંધીજી એના બાપુજી મોહન કુરજી તારપરા દેવરાજિયા ગામના મૂળ એના બાપુજી ની ગરભ સ્થિતિ મિલમજૂરી કરે ગામમાં મજૂરી કરે એમ કરીને એને સમય ગયો થોડી ઘણી ખેતી લીધી છે છોકરાઓને પોતાની અમદાવાદમાં સ્થિર કર્યા અને ભીડા કે નોકરીએ ચેડ્યા કે ધંધો કર્યો એ બધું થયું એમ કરતા એને એસી વર્ષની ઉમર થઈ ગઈ પછી ગામડે રહી શક્યા નહીં એટલે પછી અમદાવાદ અહીંયા છોકરાએ આ ભૈલાલભાઈ છે એની પોતાની પાસે બોલાવી લીધા દમનો શ્વાસનો તકલીફ હશે પણ પથારીએ પડી ગયા પછી આ સત્સંગ કે ભજન એ નામની આખી જિંદગી મજૂરી પૈસો કર્યો બહુ ને સારો સત્સંગ એમને એને એમ થાય કે આ જીવ મારો બાપ એનો ઉદ્ધાર થાય કઈ એટલે પણ એને પ્રતીતિ આવતી નથી બનેલી ઘટના છે ભાઈલાલ ને મળી લેજો તમને તો પછી એને યમદંડ ઉપાડ્યો અને બાપાના ખાટલા પાસે બેસી નિષ્કુળાનંદ સ્વામી રચિત યમ દંડ વાંચે થોડી વાતો બોલકા તો છે એ થોડી વાતો કરે ચરિત્રો કરે સજાનંદ સ્વામી આવી કૃપા દ્રષ્ટિની વાતો કરે બાપો ઢોલિયા મોહન બાપા પણ એક ને બે દિવસ થયા ને ત્યાં કે હે ભાઈ આ જમણા મને લઈ જાય હું કે બાપા તો આમાંથી છૂટું હોય તો શું કરવાનું ભજન કરવું પડે ભગવાન નો કરવો પડે એમ હા ભાઈ પછી એવી ફફડ કરી ગઈ જમધન ખાંભો તે મારા જમ ઉપાડી જાય મારી નાખે હવે મારો ઉદ્ધાર કરાયણ ઘાટમાં ગવૈયા સામી કેશો હતા એમને લઈ આવ્યા આ બંનેની બધી વાતો કહું છું આમાં બધી જ તમને જે કહી એ બધી ઓથેન્ટીક વાતો કરી છે હા આ ધોળા ધરણે ના વાત ઓગણીસો માં મેં વાંચેલી હંગરી રાખી આજ કાઢી ભાઈ આજ આજ અઢાર વર્ષે આજે મહાભારતનું અઢાર દિવસનું યુદ્ધ જીતાણું બોલો ધન્ય થઈ ગઈ એ વાત ને ધન્ય થઈ ગયો હું આ પવિત્રતા મારે સમજાવવા માટે કેવી અદભુત વાત છે તો ભાઈલાલ ભાઈ પછી ગવૈયા સ્વામી કેશવ સ્વામી લઈ આવ્યા વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી સત્સંગી થયા પણ પછી સ્વામિનારાયણ નામ લીધું બાપા ભાઈ ભાઈલાલ ભાઈ જે કઈ વાંચે એ સાંભળે માળા કરવા ગઈ ને ભાઈ ભાઈ કે સ્વામી કોઈ માને નહીં પણ મારા બાપા એ પછી બે હાથે માળા લીધી બે હાથે એ બી ફળક ઘરી ગઈ મેં તો યમદ આખો સંભળાયો હતો તો ગમે ત્યારે મને કહે હે ભાઈ મને જમણા અરે હવે તમને જમ અડી ના શકે એમ મને હા મૂર્તિ રાખી સહજાનંદ સામે ની એની સામે જોઈ રાખે અને આ જમણો હાથ થાકે બે હાથે માળા પકડી ગયા બીજા કર્યું એક મહિનો ભજન કર્યું હોય પણ પંદર વીસ દિવસ છે ને ત્યારે મૂર્તિ છે ને આ કે ભાઈલા હા આ મૂર્તિ છે ને ક્યારેક ઉભી દેખાય છે ક્યારેક બેઠી દેખાય છે ક્યારેક હરતી ફરતી દેખાય છે પણ કઈ બોલતા નથી પણ સ્વામિનારાયણ ભગવાન લેવા આવશે ને હા હા પણ એને ભાઈ એને એક વખત પહેલી શાસ્ત્રીજી મહારાજ ગુરુ મહારાજ આપણા એને યાત્રા ટ્રેન સ્પેશિયલ કાઢેલી ચાર ધામની એ વખતે આ ગયેલા અને એ રીલ ચડી ગયેલી અને મૂર્તિ યાદ કરે ભજન કરે શાસ્ત્રીજી મહારાજો યાદ કરે હા એ વખતે ગંગાને કાંઠે સ્વામી આવી રીતે વાતો કરેલી આમ સભા કરેલી એ બધું યાદ કરે શાસ્ત્રીજી મહારાજ યાદ કરે ભગવાન સદાનંદ સામે યાદ કરે અને હાથમાં બે હાથે માળા હે ભાઈ મૂર્તિ જો અત્યારે ઉભી થઈ છે બોલતા નથી હો ઈ મન લેવા આવશે ને ઓલા નહીં આવે ના બાપા હવે તમે નચીન થઈ જાવ તમે મૂર્તિ હાલતી ચાલતી દેખાવા માંડી છે પછી ગભરાવશો શાના એક મહિનો ભજન કર્યું એને મને કઈ તારે કીધી હું ભૂલી ગયો પણ એ જ દિવસે બાપાએ જય સ્વામિનારાયણ કઈ દેહ મૂકી દીધો પણ દેહ મૂક્યો પ્રતીતિ કરાવવા માટે ભાઈલાલભાઈને બીજાને બધાને ભાઈલાલભાઈ મને કીધું સ્વામી મારા બાપા શ્રીજી મારા તેડી ગયા એ જ વખતે આખા ઘરમાં ન અનુભવી હોય એવી સુગંધ પ્રસરી ગઈ સૌને એમ થઈ ગયું કે ના તમારા બાપાને ભગવાન સ્વામિનારાયણ અવશ્ય આ ભજન એક મહિનાને થોડું બિંદુ પીધું જોવો અને આવી ગતિ થાય તો શું શંકરાચાર્ય કંઈ ખોટું બોલે છે પણ ચરણામૃત એટલે ભક્તિ ભગવાનનો આશ્રય એના નામ અને બલી મહારાજની કથા છે ગંગાજીમાં થોડુંક સમર્પણ શું ઉદ્ધાર ન થાય એ ગામનું નામ ભૂલી ગયું મિયાજી ભાવ છે બહુ હેતુ છે વિચારો તે લ્યો ને આપડે ત્યાં આટો મારી લઈ જ્યાં નારાયણ કરતા જઈએ હલો હલો હલો મહારાજ ને મહારાજ એ મિયા આના જ ઘર ખવડાય ખબર હોય સીધા જ એના ફળિયામાં જઈને એને પાસે જઈ અને માણક ખરડી માણકી ને ઉભી રાખી અને મહારાજ પડકારો કર્યો અને મિયાજી છે મિયાજી તો નહોતા એનો બાર વર્ષ નો છોકરો દોડતો આવ્યો ઓ હો હો પરિ સલામિકુમ અરે તારા બાપ નથી ક્યાં ગયા છે મિયાજી ઘોડી પર બેઠા બેઠા મહારાજ બોલે છે ના લ્યો અમે થયું અહીં નીકળ્યા છીએ તો મિયાજી ને જાય હા તો સારું નથી અરે બાર વર્ષ નો છોકરો બોલ્યો હ શું બોલ્યા ખુદા અરે દયાળુ મારો બાપ નથી પણ મારો બાપ ગામડે ગયો છે પણ મારો બાપ ગામડે ગયો છે પણ ઘરખોડા ભેડા લઈ ગયો છે ઘરખોવડા તો છે ને આ બધું તમારું જ છે મહારાજ આ આ બધું તમારું છે થોડું સમર્પણ જોઈ લ્યો આ બધું મહારાજ તમારું છે તમે આવો ટોલિયા ટાળી દઉં અહીં બેસો મારા બાપ મારો બાપ ગામ બારે ગામ ગયો છે તમે બેસો બીરાજો છોકરું હાથમાં પકડી લીધું મહારાજા છોકરા ઉપર આમાં હાથ ફેરવીને ફેરવીને કીધું અરે બેટા વાહ છે તારી ભક્તિભાવને વાહ છે વાહ રોકડું અક્ષરધામ થોડું સમર્પણ જોઈ ગયા થોડું આ સમર્પણ થોડો ભક્તિ આશ્રય નો થોડો પણ અંશ પીધો જેને અને બલિ મહારાજ જેમ થોડું ઘણું પણ જેને ભગવાનને સત્સંગ સમર્પણ કર્યું તો બુંદ પીધું ગંગાજળ અને આ બધું સમજાય કથા ગંગામાંથી ગંગામાં જરૂર નાજ્યો ઉન્મદ ગંગામાં જરૂર નાજ્યો પણ આ કથા કથા પણ જો બૂમ પી ગયો એને રોકડું ભગવાન એનો ઉદ્ધાર કરોડી ડોંગરીજી મહારાજ ડાંગરજી મહારાજ એમ કહેતા ને કથામાં તો બહુ લોકો બેસે છે પણ લોકોમાં કથા બેસતી નથી એમ થોડીક કથા ગંગાઇ બુંદ જેટલી પણ જો આપણામાં બેસી જાય તો એને પછી ક્યાંય અટકાવ રહેતો નથી અને પ્રભુના ચરણમાં પહોંચે છે જરૂર મહિમા સાચો છે આપણને સમજવો જોઈએ ભગવાન શ્રીરી આપણને એવી સૂઝબૂઝ આપે અને માર્ગે ચાલવાની શક્તિ આપે એટલી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહા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 आम करने की ते सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहो